आज आप गर प्रथम प्रकरण सड़सठमू एट के सिक्सटी सेवन ए वचनामृत श्रवण कर आम श्रीजी महाराजे सतोने प्रश्न पूछो कि कोई सत्पुरुष आ लोग में तो प्रीति नहीं पर भगवान धाम तथा भगवान की मूर्ति तेने विषे जवासना है जे तुम संग करें जातन हित करे ज्या संगी है ते संसार वसना तूटी जाए भगवान ने विषे प्रीति थाय तो घणु सारूँ जतन करें सर्वे देहने मूकी न भगवान ना धाम मा गया केड़े सुख आपे करे करें देहना सुखने अर्थे तो कोई क्रिया करे ज नहीं एवं जो तेना जे गुण के मुमुक्षुने विषे केम समझे तो आए केम समझे तो आमा बे बबत छे एक सत्पुरुष को कहवा सत्पुरुष न लक्षणों प्रथम श्रीजी महाराजे निरूपण करी बाबत ये कि ये वे सत्पुरुष न गुण मुमुक्षुले अपना ते ग्रहस्थ के, ग्रहस के अब साधुओं पुरुषना एटले के साधुता अपना में कई रीते बाबत है पहला तो श्रीजी महाराजे सत्पुरुषना लक्षणों बताया पाई અનેક ગ્રંથોમાં સત્પુરુષોના વિશે ઘણું કહેવાય છે અનેક લક્ષણોનું વર્ણન છે એમાંના અહીંયા એકે લક્ષણ મૂક્યા નથી બહુ જુદી જ રીતે સાધુઓના લક્ષણોનું વર્ણન કર્યું છે નિત્ર તો તમે જુઓ છો ને કે સંત કોને કહેવાય તો કે ભાઈ નિર્માની હોય ને નિષ્કામી હોય ને વૈરાગી હોય ને ત્યાગ હોય ને સદા ધ્યાનમાં મગ્ન હોય આવા બધા ગુણોનું વર્ણન હોય છે અહીંયા શ્રીજી મહારાજે બહુ જુદી રીતે સત્પુરુષની ઓળખ આપી છે અને એટલી અફલાતુને એટલી અદ્ભુત છે गमेट शास्त्रों खो तो आवो सार रूपे सत्पुरुष वर्णन नही सत्पुरुष अपने वाचो छो वाँची छी क्या होत त्रज बाबत सत्पुरुष न लक्षण बताए एक आक सुधी याद रखे पेली बाबत सत्पुरुष ए के आईपन प्रकार सुख में सहज पर प्रीति केवल भगवान धाम और भगवान मूर्ति ने विशेष प्रीति है ये सत्पुरुष बीजू पोता ना देहना सुख ने अर्थे एकप क्रिया करे नहीं देह मूक्या भगवान धाम में गया पीजे सुख आपे एवं करे तीज बाबत के सत्पुरुष के योजे जोग राखे एन जो संग करे एने पर आ संसार तूटी जाए केवल भगवान में अपार प्रेम थी जाए यू जतन करें एट के संभा राखे लगे साव सीधा साधाप जेट ग्रंथों में सतो लक्षणों वर्णा वर्णव्या भगवत बद गीता बदे ये बदाज आ त्रबतमा सामई जाए लो कौशल्य श्रीजी महाराज छताई ये बाबत छे के नदाच बीजा लक्षणों शास्त्रों में कह होलोभ निर्माण आदि पो आ त्रबत छूटी गई हो सत्पुरुष काचा है कारण कि एवं लक्षणों घे अपना देश एवं सत पुरुषों थे कि सत है भगवान मानता नहीं कदाच ग्रबत कही छूटी गयी हो सत्पुरुष में कचास सत्पुरुष नो अपार महिमा है अच्छा सत्पुरुष ग्रहस्थाश्रम में होने त्यागाश्रम में हो गृहस्थाश्रम में होता प्रारब्ध योगे कर भोगविलास प्राप्त थाय अच्छा त्यागाश्रम में हो साधु होने अनेक प्रकार पदार्थों जोग थाय तो कोईपण पदार्थ कोईपण व्यक्ति के कोईपण पंच पन विषय संबंधी सुख एम जैसे सहजपण राग न थाय ममता न थाय आसक्ति न थ था न थाय सत्पुरुष है के कठन है आ संसार चीकणो मोह न कठन संसारो गुलाब न फूल देखाय दृष्टि चोटे वृत्ति चोटे सारा कपड़ कपड़ू देखाय सारा वस्त्र देखाय सारी मेढ़ी देखाय सारी गाड़ी देखाय सारा मोबाइल देखाय वृत्ति चोटे मोह थाय आईस्क्रीम ना सरस मजा ना कप मे आवाजन में तो कथा एक बाजू रही जाए जो के रूपवान व्यक्ति दखाय तरत आए आ चीकणो मोहक संसार तेरे सत्पुरुष ने एम कृत्ति चौटती सत्पुरुष महानता है દરેકને હાલતા ચાલતા આસક્તિ થાય છે એની કઈ આસકિત થતી નથી જેવી રીતે ચંપાના વનમાં ભ્રમરો નિર્લેપ રહે એમ કહેવાય છે કે ભ્રમરો છે એ ક્યારેય ચંપાના ફૂલ ઉપર નથી બેસતો ક્યારે નહીં બેસે હવે એવા ચંપાના વનમાં સુગંધ મગમગતી હોય પણ ભ્રમરો નિર્લેપ એવી રીતે આ જગતમાં જે નિર્લેપ ફરે છે એ સાધુ છે એ સત્પુરુષ છે તે મારું એવું શું થઈ જતું છે કે એને ક્યાંય ચોટેજ નહીં અને આપણને એવું શું થઈ જાય છે કે મારું ઉખડતું નથી ઉનાળાની સિઝન હોય ને સામે સરોવર દેખાય પાણી ભરેલું અને મોહ ન થાય એવું બને સ્વામી વિવેકાનંદ સૌરાષ્ટ્રમાં ફરતા ફરતા ફરતા જૂનાગઢ બાજુ નીકળ્યા એમના જીવનની ઘટના છે સે જે ઉનાળાની હોય એટલે તરસ લાગી હોય પાણીની તલાશ હોય એમાં એને સામે સરોવર દેખાણ્યું એટલે કે વિવેનંદ વિવેકાનંદજી ઉતાવળે પગલે ચાલવા માંડ્યા કે થોડું પાણી પીશું અને આરામ કરશું થોડી વાર એ જમાને તો ચાલીને ફરવાનું હતું પણ વિવેકાનંદજી જેટલું જેટલું ચાલે એટલું એટલું સરોવર તો દૂર ને દૂર દૂર ને દૂર જ રે એટલે એમને થયું કે મારો આ પ્રદેશનો અજાણ્યો છું એમાં એક ખેડૂત નીકળ્યો એમને પૂછ્યું કે ભાઈ सा सरोवर देखाय क्यारोचवा चालू छू पोचात नहीं रीतनी कई खड़का प्रदेश पेले पार है नजीक आती पेलो खेडूत बहु हस्य बाबा एवं छोवर पानी भरेलू नहीं ये तो मृगजल जांजवा पानी छ मिराज विवेकानंद जी जी गया मै गॉड शास्त्र में तो कई बार ग्रंथों में तो कई बार पढ़ा था सुना था मृगजल के बारे में मिराज के बारे में लेकिन आज देखा हमें विवेकानंद जी ने यह कि पानी पी लो यी सत्पुरुष ने आ संसार मृगजल जो देखाई जाए जेवे एवं जे देखाई जाए छे, ये ने मोह नहीं था આ એનું રહસ્ય છે એક ક્ષણમાં બસ ખોટું થઈ ગયું ને શંકરાચાર્યજી મહારાજનો એ સિદ્ધાંત છે કે જેમ છીપમાં શંખલા છીપમાં છીપોલીમાં ચાંદીનો ભાસ થાય છે દોરડામાં જેમ સાપનો ભાસ થાય છે દોરડું પીડ્યું હોય તો સાપ લાગે એમ બ્રહ્મના અધિષ્ઠાનમાં આ જગત છે એવો ભાસ થાય છે પણ જયારે બ્રહ્મ ની દ્રષ્ટિ થાય છે ત્યારે જગત વિશેનો ભ્રમ ભાંગી જાય છે એટલે જ્ઞાની પુરુષને પછી આ જગતમાં કોઈ પદાર્થમાં મોહ થતો નથી તમે ચાલ્યા જતા હો એમાં રસ્તામાં સરસ મજાનો ચડકતો ચાંદીનો સિક્કો દેખાય તો કેટલા ઉતાવળા પગલા ઉપડે કે કોઈ એવી જલ્દી લઈ ન જાય એ પેલા હું ઉઠાવી લઉં ઉતાવળો ચાલે પણ જેવો વાંકો વળીને લેવા જાય ત્યાં ખબર પડે તો તો કોઈ દમલે થૂક્યો છે કફ છે પણ એનું મોઢું જોયા જેવું હોય સત્પુરુષ આવો સંસાર છે એનું યથાત જ્ઞાન થઈ ગયું છે एटलेहत मुक्तानंद स्वामी लखी जिया जग विस्तर मृग तृष्णा महामुनि मोहन पा स्वपनु प्रमा रे अनुभवी आनंद मह्म શંકરાચાર્ય જે કહે છે કે આ જગત છે એ કેવળ ભાષે છે ભાસ થાય છે પણ બીજા જે આચાર્યો થયા છે રામાનુજાચાર્ય આદિ તમામ આચાર્યો એમ કહે છે કે આ જગત છે એ વાસ્તવિક તત્વતઃ છે ભાષે છે એવું નહીં તત્વતઃ છે એ પણ એ જગતનું સુખ મૃગ જેવું છે આટલો બંને આચાર્યોના તત્વમાં તત્વ દર્શનમાં ભેદ છે જગત તત્વ તો છે પણ જગતનું સુખ કેવું છે કેવું છે મૃગ જળ જેવું કેવું છે બોલી નથી છૂટી નહી જાય કેવું છે મૃગ છે એનું સુખ મૃગજળ એટલે સીધો સાધો અર્થ છેતરામણું છે જગત નું સુખ કેવું છે ઉનાળાની સિઝન છે જાજા તરબૂચ લેવા એટલે તરબૂચ વેચવા હોય ને એ બહુ હોશિયાર હોય છે એ સેકરીન જે ખાંડ કરતા ત્રણસો ગણું ગળ્યું પદાર્થ છે સેકરીન એના પાણીમાં બોળીને ટુવાલ રાખ્યો હોય તમે કહો સાહેબ તરબૂચ લેવું છે બરાબર સારા મીઠા મીઠા એટલે મધ જેવા સાકર જેવા ખરેખર અરે ચાખીને લઈ જાઓ ડગળી પાડીને લઈ જાઓ એટલે પછી પેલા સેકરીન વાળો રૂમાલ હોય ને એનાથી પેલી છરી હોય ને એને આમ આપણને લાગે કે સાફ કરે છે પણ સાફ નથી કરતો સેકરીને લગાવે છે અને પછી એનાથી તમને ડગળી કાઢી તરબૂચ ચખાડે એટલે લાગે ઓહો એ તો કભી નહી ખાયા તા જિંદગી મેઠા તો કે બાબા અમે મોડું વેચતા જ નથી અને પછી તરબૂચ લઈ જાય પછી ઘેરે બધાને ભેળા કરે અને સુધારી ને જમવા બેસે ત્યાં મોડું પચ છેત્રાણું ચાખ્યું ત્યારે કેવું ગળ્યું લાગ્યું ઘરે લઈ ગયા તો મોડું પચ તમારે ઘરે બાબાનો જન્મ થાય કેવો આનંદ થાય પેંડા વેચો ઘંટડીયો વગાડો વારો વાલોડાયો પાટલે વેચીને નાયો ભલે નાયો પણ પછી તમને નવરાવવાનો છે બાબાનો જન્મ થાય કેટલો સાકર પેંડા પતાશા વેચે કેટલી ખુશી મનાવે છોકરાને ઉછેરે તો કેટલું સુખ આવે કેવો લાટા પાટા શણગારી ને દીકરાને સ્કૂલે મોકલે ભણવા માટે એને ક્યાં મોકલે પણ જેમ જેમ મોટો થાય વરાવે પરણાવે પછી એ જ તમારો છોકરો તમને ઘરમાંથી કાઢી મૂકે નીકળ્યું ને મોડું પચ આ જુદી પ્રકારનું તરબુ છે નીકળ્યું ને મોટે ભાગે થાય છે એક જગ્યાએ લગ્ન થતા હતા એટલે એમાં એક ફકીર જઈ ચડ્યા ઓલા બરાબર આમ લગ્ન મંડપમાં વર હત્યા કે વિચાર કરે દેખો દેખો તલાક કરે છૂટાછેડા તલાક સોચ રહે ક્યાં તું દેખ રહો બચાવ બચાવ ક્યાં કર્યા હાથ પકડી લીધા બાબા ખોપડી ચસકી ગઈ એ વિવાહ હો શાદી હો રહી તલાક કી બાત ક્યુ સોચ્યો મારા મારી કી બાત ક્યુ સોચ્યો એટલે ફકીર કે લગ્ન પછી આ બધું નથી થતું આ બધું થવા માટે પેલા લગ્ન એનો પ્રારંભ હોય છે લગ્ન મંડપ શરૂઆત થાય છે લગ્ન આ વગર તલાક થાય છૂટાછેડા થવા માટે પણ પરણવું પડે અને મારામારી ઝઘડા ઝગડી બધું પરિણા પછી જ છે પોતાને પિયર ગયેલી હું અરધી થઈ ગઈ તેનો પતિ કે એક મહિનામાં અડધી થઈ ગઈ તો હવે એક મહિના પછી આવીશ નીકળ્યું મોડું ફક્ત આવું છે ત્રામ છે લાગે છે કે આપણે સુખ તરફ જઈ રહ્યા છીએ પણ પછી ખબર પડે છે કે આ તો દુઃખમાં ફસાય ગયા છે હતું ઘણું ઘોર જંગલ અને મસી સુખમાં હસી રજની બતી જાણી હૈયું હરખ્યું ત્યાં તો હતી એ સિંહ ની જંગલમાં રાતનો ભૂલો પડી ગયો માણસ અને પછી ચારે બાજુ ઘનઘોર અંધારું છે એમાં દેખાયું કે બે બતી બળે છે તો હમણાં અજવાળું છે ચાલો જાવ એની સામે જાય છે ત્યાં તો એ બતી નોતી પણ હતી એ સિંહની આખ્યું મૃગતૃ પાણી રે તેમાં મોહન પામે મહામુનિ સ્વપનું પ્રમાણી રે અનુભવી આનંદ બ્રહ્મરસના ભોગી રે मुक्तानंद स्वामी ब्रष्टात एक कहो मृगजल जो केव संसार स्वप्न जो आमजा तो पी क संसार मोह आपने न रे सतत विचार नहीं करता संसार स्वप्न छ પેલી જાણીતી વાત છે મહારાજનક બપોરના સૂતા છે સ્વપ્ન આવે છે સ્વપ્નમાં દેખાય છે એના ઉપર કોઈ પ્રબળ રાજા એ કરી છે જીવ બચાવીને ભાગવું પડે છે પોતે હારી જાય છે એકલા ભાગી છૂટે છે સાવ ભિખારી દશા થઈ જાય છે ભૂખ્યા તરસા છે કઈ ખાવાની ઈચ્છા થાય છે સાંજ પડવાની તૈયારી છે એમાં એક નગર દરવાજે પહોંચે છે ત્યાં નગરના દરવાજા સાંજના સમયે બંધ થઈ જાય છે દરવાણીને આજી કરે છે કે મારે કંઈક ખાવું છે મને ભૂખ લાગી છે ત્યારે દરવાણીએ કીધું કે સમય પ્રમાણે દરવાજો તો બંધ થશે પણ મારે ત્યાં થોડી ખીચડી પડી છે તો આ પથ્થર ઉપર નાખી દઉં છું તું ખાઈ લે અને દરવાણીએ બળેલી ચોંટેલી એવી થોડી ખીચડી લઈને પથ્થર ઉપર મૂકી દીધી જનક મહારાજ હજી જ્યાં કોળિયો સ્વપ્નામાં જમવા જાય છે ત્યાં બે સાંડ બળદ બુલ એકદમ જગડતા જગડતા લડતા એ જનક મહારાજની બાજુ ધસી પડ્યા ચીસ પડી ગઈ ખીચડી ઉડી ગઈ આંખ ઉડી ગઈ જોવે છે આ તો રાજમહેલમાં અનુચરો કે ઘણી ખમ્મા મહારાજા ઘણી ખમ્મા જનક મહારાજ વિચારવાન પુરુષ હતા એ વિચારમાં પડી ગયા કે માળું આ સાચું કોઈનું સાચું આ રાજમાં અત્યારે હમણાં ભિખારી હતો આમાં સાચું શું तरत कचेरी बोला, वी। अनेक ने बोला छे। जनक महाराज पूछे शो विद्वात जातना जवाब आपे सतोष थत नहीं अष्टावक्र अष्टावक्री महाराज पधारे अष्टावक्र ने जनके पूछू के महाराज आ साचू के साचू अष्टावक्र महाराज के छे। जनक महाराज બપોરે સુતા મળી હા પથ્થર ઉપર નાખી હતી તો કે હા હાંડ લડતા લડતા આવ્યા ભાગ્યા ઊંઘ ઉડી ગઈ અને આ પ્રશ્ન થયો તો કે હા મહારાજ દોડીને પગ પકડી લીધા તો કે સાંભળો જનક મહારાજ आने बने खोटे एक ब्रह्म तत्व आत्म तत्व पर ब्रह्म तत्व परमात्मा तत्व ये साचु है बाकी बधुजू पेलु स्वप्न आंख बंद थरू थे आ स्वप्न जगत नुले शुरू थे अष्टा के जनक महाराज तक अत्या लागू तक तो आनंद नप्न में तरस लाइन तक पानी मे तो आटो आनंद ओ बस तर बन सुखी दुखनी अनुभूति एक सरखी है जागृत में पाचड़ सिंह पड़े जो भय लगे एवं स्वप्न में सिंह पड़े तो भय लगे बने स्वप्न है साचु एक परमात्मा तत्व જનક ને બસ રસ પડ્યો છે સત્સંગ ચાલતો રહે છે એમાં એક દિવસ જનક મહારાજે પ્રશ્ન કર્યો કે પ્રભુ આત્મ શાશ્વત છે એમ તમે કહો છો અને એ આત્મા અનેક જન્મોમાં જુદા જુદા દેહ ધરીને ફરે રાખે છે અનેક પુનર્જન્મ થયા રાખે છે જાત જાતના દેહ ધરણ કરે છે તો મહારાજ મને એક પ્રશ્ન પૂછો છે આજ્ઞા આપો તો પૂછો જનક મહારાજ तो महाराज आ आजूठा थे मैं पत्नी ये गया जन्म मा होता महाराज महाराजे कहू कि जनक महाराज मेहरबानी कर प्रश्न न पूछो तो सारी बात है कहू नहीं मार्ग खातरी करनी है खरेखर शू तो रेवा दिए प्रश्न तब विश्वास राखो कि आत्मा फरता रहे जुदा जुदा देह धारा करे વાસંશી યથા યથાવિહાય જેમ કપડા દિવસમાં બે ચાર વાર બદલે છે એવી રીતે આત્મા શરીરના ખોળિયા બદલે છે આત્મા અવિનાશી છે શરીરો વિનાશી છે પૂછો નહીં છતાં જનક આગ્રહ રાખ્યો ત્રીજી વાર એટલે અષ્ટાવક્ર મહારાજે કહ્યું કે જનક મહારાજ તો સાંભળો એ જે તમારા પત્ની સુનૈનાજી છે એ ગયા જન્મમાં તમારી બા હતા માં હતા આહા અષ્ટકરે આમ દ્રષ્ટિ ઠેરાવે જનક મહારાજની વૃત્તિ અંદર ખરેખર જોયું તો ગયા જન્મમાં એના હોય છે પુનર્જન્મમાં મેં તને કહ્યું તું પૂછવામાં મજા નથી તમે જે દીકરાને વહાલ કરો છો યા ગયા જન્મનો ભયંકર તમારો દુશ્મન હોય જાગવાનું ટાણું થાય અને આખો મલક જાગે ત્યારે એ તો ખબર નથી કે આ કયા જન્મમાં શું જનક મહારાજ અવાક થઈ ગયા गुरु गुरुकृपा बढ़ू भूलायू सत्संग चाल जनक महाराज ने अष्टावक्रज समझ महाराज साजे कहू बहु मजा करोधमर वरसाद पड़े उपरवास पानी नु पूना प्रवाह कचरो लाकड़ा वस्त्रों टुकड़ा बढ़ तनातू आए પછી કોઈ કોઈ કાંઠે નદી ને એને આપણે ઓવાળ કહીએ છીએ જુદી જુદી જગ્યાએ પણ ફરીથી પાછો જયારે ધોધમાર વરસાદ પડે ત્યારે એવી થપાટ લાગે કે બધા કરગઠિયા ભેડાથી આવ ને એ પાછા વિખાઈ જાય એમ જનક મહારાજ કાળનો પ્રવાહ વહે છે એમાં ક્યારેક એવો જોરદાર પ્રવાહ વહે છે ત્યારે આ બધા જાત જાતના સગા સંબંધીઓ દીકરા દીકરી પરિવાર આ બધા કરગઠિયા લાકડા છે એ બધા ભેળા થઈ જાય છે થોડો સમય ભેળા રહે છે એમાં ફરીથી પાછો કાળનો પ્રવાહ જોરદાર આવે છે અને ભેળા થયેલા બધા લાકડાઓ વિખાઈ જાય છે વાત સાચી છે પણ ગળે ન ઉતરે આવી રીતે તણાઈ લાકડું આવ્યું છે બસ આમ ભેળા થાય છે કાળના પ્રવાહ ત્યારે આ વાત ચાલે છે પણ તો એમ થોડું થશે કે તમારા દીકરા હોય દીકરી હોય ઘરના હોય આ બધા આવી રીતે તણાઈને આવ્યા છે એકસો તણાઈને જ આવ્યા છે કર્મના સંસ્કાર થી કાલના પ્રવાહ ભેળા થઈ ગયા છે બાકી કોઈ કોઈનું નથી એ હકીકત છે જેવી રીતે સાંજ પડે એટલે વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ આવીને વિરામ કરે છે હંપીને રાત કાઢે છે જેવો સૂરજ ઉગે એટલે બધા જ પક્ષીઓ પોત જગ્યાએ ઉડી જાય જેવી રીતે ધર્મશાળામાં સરાયમાં અનેક પ્રકારના લોકો આવે છે રાત્રિ વિરામ કરે છે પછી સૌ પોત રીતે ચાલ્યા જાય છે અરે આપણે રેલવેનો પ્રવાસ જોવો ને સૌ બેઠા જોઈએ છે ને કેવા આજુબાજુમાં નિરાશ થી સંપીને બેઠા હોય એવું લાગે પણ જેનું સ્ટેશન આવતું જાય એ બધા ઉતરતા જાય પછી ગમે એટલા હેત થયો હોય પણ કોઈ રોકાતું નથી ટિકિટ પૂરી થઈ ગઈ સાહેબ આ સંસારમાં એવું દેખાય છે પણ છતાંય જ્ઞાન ઠરતું નથી મોહ એક દોરે ઓછો થાય એમાં દીકરાના દીકરા ઉપર જનક મહારાજ જાગી ગયા અને કઈ સ્થિતિ પહોંચ્યા કે પછી જયારે જાણીતી કથા છે એટલે હું ખાલી હિન્ત જ આપું છું ઈશારો જ આપું છું કે મિથિલા નગરી સળગે છે છતાં સત્સંગમાંથી જનક મહારાજ ઉભા થયા નથી કેમ મિથિલાયામ પ્રદીપ્તા કિંચન ભાગ્યા જનક મહારાજ કે તમે ક્યાં ગયા તા તો અમારા કોપી નો સુકાતી હતી ને અમારા કપડા સુકાતા જનકને બળી ગયું છે પેલાને બળ્યું નથી સંસારનો મોહ આમ રીતે ખરી ગયો છે આવું ચિંતન કરી કરી કરી ઉતારી હોય ત્યારે ત્યારે મમતા તું એ જનક મહારાજ તો દૂરની વાત છે ભાઈ પણ આ દુધાળાના મૂળજી વગત એ બધા સંતો મોટા ભાગના છે એમને દર્શન કર્યા છે ગામડાના ખેડૂત હોય નજરે વાતો છે એનો દીકરો પોપટ એના જ્યારે લગ્ન થાય હવે તમારે ઘેર દીકરાના લગ્ન હોય કેવા ઢોલ ઢબૂકતા હોય અને દીકરાની જાન ઉગલતી સાસરે પક્ષ જવાની હતી પૈડા સિંચાઈ ગયા છે જાન તૈયાર થઈ ગઈ છે પણ વરના બાપ એટલે મૂળજી ભગત હાજર નથી ને બધા ગોતવા માંડ્યા કે ભગત ક્યાં છે બોલો બોલો જલ્દી હવે મુર્ત જાય છે હાલો જલ્દી જવું છે વહેલા સર ત્યાં પહોંચવું છે સમયસર પોખણા થઈ જવા જોઈએ ભગતને ગોતે પણ ભગત કંઈ મળતા જ નથી ત્યાં કોઈએ કીધું કે ભાઈ અત્યારે ત્રણ વાગ્યાનો સમય થયો છે બપોરના એટલે ભગત અત્યારે મંદિરમાં ઠાકોરજી જગાડવા માટે ગયા હશે તમે ત્યાં તપાસ કરો અને ત્યાં ગયા ત્યાં ભગત ઠાકોરજીને ઉત્થાપન કરી અને માનસી પૂજામાં ડોલી માનસ પૂજા કરતા દીકરો પરણે છે તેનો રંચ વાત્ર પણ હરખ નથી બાકી તો આપણે બધું ભૂલાઈ જાયું છે વર્તવું કઠણ છે પણ આ બધા વર્તી ગયા છે અને એજ દીકરો પાછો થોડા વખત પછી જ જાજો સમય નથી થયો લાડેકોટે પરણાયો છે એજ દીકરો એને સર્પદંશ થયો આ બે ઘટનાઓ એકદમ વાસ્તવિક નગદ સરપટ અંશો થયો પોપટનું તત્કાળ મૃત્યુ થયું ભગત બહારગામ હતા ખબર આપ્યા આવ્યા બધા લોકો રડતા હતા ત્યારે મૂળજી ભગતે કહ્યું કે બંધ થઈ જાઓ રડવાનું હોય ભગવાન આપે ને ભગવાન લઈ લઈએ આપણો દીકરો સત્સંગી છે ભગવાનના ધામમાં ગયો હોય ધામમાં ગયો હોય એના પાછળ રુદન હોય छोकर मृत्यु पमे छता शोक नहीं आने जगत जा भाई भले जनक कर तो बद शास्त्रो में बढ़ु लखी नाख्य नजरे जीवी गया है अपने जो के वाँछे? तो यहाँ सत्पुरुष के आ संसारदार्थ सुख में क्या प्रीति थी सतना लक्षणों की थोड़ी आपड़े चर्चा एटे पे सत मार्ग समझा अपने तो बहुत सारा हरिभगत छे सारा साधु छे एवं मान लीधे आ चर्चा करे तर खबर पड़े हज पाशेर मैं पूि नहीं आशोकित क्या थे એટલા માટે આ ચર્ચા પહેલા લઈએ છીએ સંતના લક્ષણો સંતનો માર્ગ સમજાય અને સંત તો ભગવા કપડા પણ થવું પડશે અને તમારે પણ થવું પડશે સાધુ થયા વગર એટલે કે અંદર સંતત્વ આવ્યા વગર છૂટકો નથી માર્ગ સમજાય સમજાય તો જીજ્ઞાસા થાય એટલા માટે ભાઈ અનેક પ્રકારના શાસ્ત્રોમાં તો છે જ પણ ચારણી સાહિત્ય હોય હિન્દી સાહિત્ય હોય એની અંદર સંતોના લક્ષણો વર્ણન કરતા અનેક પ્રકારના છંદ હોય છે અને સંસ્કૃતમાં ઘણા શ્લોકો હોય છે બોલ્યો ને મેં તો ઘણી જગ્યાએ બધું વાંચ્યું છે સંસ્કૃત ગ્રંથોમાં ગુજરાતી ગ્રંથોમાં ચારણી સાહિત્યમાં સંતના લક્ષણ માટે અનેક પ્રકારના શ્લોકોના છંદો લખાયેલા છે પણ કવિ સુંદર દાસે સંતના લક્ષણ એક છંદ લખ્યો છે ને માત મિલે પુનિતા સુખદાહી રાજ મિલે સબસાજ મિલે ગજબાજ મિલે મન વાંચિત પાક મિલે પર લોક મિલે વિધિ લોક મિલે સુંદર સભિ સુખ મિલે પર સંત સમાગમ દુર્લભ ભાઈ સંત સમાગમ દુર્લભ ભાઈ આવો પણ છંદ કોઈ નથી લખી શક્યો અને હવે એને જે સંત લક્ષણ છંદ મૂક્યો છે મહિમા આટલો કહ્યો સંત લક્ષણ કોને કહેવાય કે જે મેં કહ્યું ને સંત સમાગમ છે કે બ્રહ્માનંદ વિષ્ણુના લોકમાં જાય તોય સંત સમાગમ મળે એ દુર્લભ છે એવો સાધુ તો પાછું કેવો હોય એનો એને છંદ લખ્યો छे रोज पाठ करवा संत समझाणु कम धूली जैसो धन जाके, काई? जैसो धन जाके सूली सो संसार सुख भूल जैसो भाग्य देखे अंतक जयसे भूल जैसो भाग्य देखे अंतक जैसी यारी है पाप जैसी प्रभुताई पाप जैसी प्रभुताई साप जैसो सनमान बड़ाई बिछून जैसी नागनी सी नारी है અગ્નિ જૈસો ઇન્દ્રલોક વિઘ્ન જૈસો વિધિ લોક કીર્તિ કલંક જૈસી સિદ્ધિ હૈ વાસ નો બાકી ઐસી સદા મતી જાકી સુંદર કહત તાહી વંદના હારી હે સુંદર કહત તાહી વંદના મારી હૈ હમ જાણું નહી એટલે જરાય એક તોલો હિલો નહી ધૂલી જઈશલી પૈસા તમે એક અખતરો કરજો મંદિરમાં તમે છે ને કોઈ એકાંતિક બેસી ના એકાંતિકાંતિક જે હાઈમાં હાઈ એકાંતિક કહેવાય ને ઊંચા માહિલા માળા કરતા હોય તમે અવાજ કરો ઘોઘાટ કરોડાવો ડંકા ખખડાવો જે કરો આંખ ની ઉગાડે એની ભક્તિને દાદ દેવી પડે ને હા પણ કોઈ દંડવત કરવા જાય ને એના ખિસ્સા માંથી રૂપિયા પડી જાય ને જે ઓ ખણ અવાજ પડે એટલે આંખ ખુલશે આ ખતરો કરજો કારણ શરીર માં દ્રવ્ય પીડ્યું છે ત્યારે ધૂલી જઈશો ધન જા ધૂળના ડે જેવું સોનું ચાંદીનો છંદ માં આને સાધુ કેવાય આને સંત કેવાય એટલે અમારી સામે જોતા તમારી પણ આવું જ થવાનું છે ધોલી જઈશો ધૂળ જેવું જેને ધન સોનું ચાંદી ધૂળ બરાબર સોનાનો ચાંદીનો કોઈ અછોડો કે કોઈ હાર પીડ્યો હોય તો તમે અડો ધૂળ બરાબર એમાં શું ઉડવાનું હોય ધૂળ નું ટેપુ ધોળું ખિસા ભરીએ તમે એકાંતિક બધા અરે સાધુ વાંકાવાણી લઈ લે મંદિરના શિખર કામ આવશે ધૂલી જઈશો ધન જા ગુરુ નાનક દેવ ગંગા ને કિનારે બેઠા એક ભાવિકે આવીને લઈ નહી બાબા કિત પ્યાર કિત ભાવે મેં આપ રખ લીજિયે પ્રભુ મેરાની સેવા અંગીકાર કીજો ગુરુ નાનક બોલે નહીં ચાયે ક્યુ એટ કર નહી નહી બાબા મેં આપી આપડું ગંગાના પ્રવાહ ઘઘવાટ કરતો ફાટી ગઈ અરે બાબા એ ફેંકને લીધે હૈ ડાલા દેખને કે દિખાઈ નહી પડા બાબાને પૂછા કે બાબા તુમને કાં ડાલા હૈ મેં ડુબકી લગા લે લઉ હૈ બતા ડાલા નાનક ને દૂસરા ઉઠાય એ યહ ડાલા ધૂલી જઈશો ધન જા ધૂળ જેવું જાય સોનું ને ચાંદી થાય આવું હાય હાય જીભ નીકળી જાય લક્ષણ સાંભળીએ તોય આમ કેમ નાખી દેવાય આમ આમ આમ ખાલી થાય ખરું એક જણો બસ બેઠો બેઠો આમ આમ કરે બાજુ વાળા ચણા નાખું બસ હાલી જાય છે આમાં વાંદ્રા ક્યાંય બહાર ન હોય તો કે સાનુ નો બેસ ને ક્યાં છે તું હખો બેસ ને વાંદ્રા નથી તણ્યા ક્યાં છે હું ખાલી આમ આમ કરું છું એમાં હું કમ વચમાં પડે તું આ સાધુ થવા જાય ને જો ઘણી બધી ઓપન વાતો આવશે હો રાજી રેજો સાધુ થવા જાય ને ત્યારે એને મિલકતમાં ભાગ મળે એમ હોય અમુક જમીન હોય પ્રોપર્ટી હોય રોકડ રકમ હોય ઘણાની સગાઈ ન થઈ હોય તો લલચાવવા માટે સગાઈ કરી નાખે યુવાન સ્ત્રી સામે લલચાવવા માટે તૈયાર હોય કેટલો પૈસો કેટલી પ્રોપર્ટી કેટલી જમીન જાઇદાદ કેટલા મકાનો ભાઈ બેન બધા એ બધાને ઠોકર મારી નીકળી જાય છે ને તમે વિચાર કરો એક વિઘાનો ટુકડો હમણાં આજે પેપરમાં છે ખાલી શેઠે થાંભલો ખોડવા ચાર જણા મરી ગયા થાંભલો ખોડવાની ધ થઈ એક ઈચ જગ્યા ન જવા દે એને ગમે એટલી જમીન ભાગની હોય મિલકત હોય પ્રોપર્ટી હોય ભાઈ બેન પુત્ર પરિવાર બધું છોડી નીકળી જાય છે એના વૈરાગને કેટલી સલામ દેવી પડે કે જે છૂટતું નથી અને એક એક સાધુ રજા લેવા જાય ત્યારે આમાંથી પસાર થતા હોય છે એક કે એક કારણ કે કાંઈક તો હોય ખરું ને ભાગનું ન હોય મેં હમણાં એક છોકરા ને પૂછ્યું મેં કીધેલા સાદુ થઈ જાય મને ક્યાં નો થવાય બીઘા જમીન ભાગ ક્યાં જાય અમારે એકસો વીસ છે અરધી અડધી બે ભાઈ ને આઠ આવે હવે તમે મૂકી દેવાની વાત કરો છો મને કેમ ગમે પણ એને જો કઈક વૃત્તિ બદલાય નિર્ણય લઈ લ્યો સાદુ થઈ જવું છે તો ધૂળ ની ફેંકી દે પછી એના બાપા કે ભાઈઓ સમજાવે કે બાવડા દુખતા હોય તો બે માણસ રાખી લેજે ખેડ કરજે પણ ના ટકો કરીને તારા બાપનું હું ડેટ્યું છે માળી તો છાતી મંડે કુટવાળ એ ત્યાં બધા ભળાવી ગળાવી વટા કર્યા હવે અમે ગઢ પણ અમને કોણ પાલ અરે આ છે બીજો બેઠો તડતડ જવાબ આપે આ બીજો બેઠો ક્યાં નથી અરે ભાઈ એ તારી જેમ વૈરાગ જોવો એક એક સાધુ આમાંથી પસાર થાય બધું મૂકીને સલામ કરવી પડે કે નઈ ભાઈ આમ તમે ઓછું તો નથી મૂકતા હોય એમના એટલે અમને પછી શાસ્ત્રોમાં કીધું છે કે આને જમાડજો અરે ભાઈ વૈરાગને સલામ કર્યું પડે ગજબ છે એમ કેવો વૈરાગ પણ ભાઈ માયાનો પ્રવાહ જોવો એ પછી સાદું થઈ જાય કોઈ જગ્યાએ સ્થિર થઈ જાય પછી એને થોડો આશ્રમ બંધાય અને પછી જોયું અને પછી કોણ પૈસાદાર ગ્રહસ્તો વધારે દે એમ છે એની પાછળ મમતા એની પાછળ ચાકલુ સિંધ આ બધું શરૂ થઈ ગયું એક સાત મહાત્મા ગામમાં આવીને બિરાજ્યા હતા એટલે પછી ગામ લોકોને ખબર પડી કે બહુ મહાત્મા એ બધા ગામના પછી દર્શન આવે એટલે કોઈ પોપુ લાવે કોઈ ચીકુ લાવે કોઈ ફળ લાવે કોઈ બાજરા ડુંડા લાવે કોઈ ઘઉ ડુંડિયું લાવે ને કોઈ જાત જાતનું જેને જેને ઘેરે જે હોય એ બધું બાપુ આગળ મૂકે અને બાપુ બધાને આશીર્વાદ દે ને હસી ભસી ને ભગવાન રામચંદ્રજી ભગવાન કે જાય સીતા મૈયા કી જાય બધી હાલે બધું વાતું બધું કરે એમાં નગર શહેરના બે દીકરા પણ સંત મહાત્મા દર્શન આવે આ મહાત્માના પણ હવે ચીકુ પોપૈયા મૂકે ને એટલે આમ બહુ એ તો આવતું જ હોય બધી પણ નગર દીકરા આવે એટલે બે સુવર્ણ મુદ્રાઓ આવા મોટા દસ દસ તોલા એક મોટી લાકડી થાય એવી બે સુવર્ણ મુદ્રાઓ એ લઈ આવીને આમ સામે મૂકી ત્યાં સાધુ ની ગઈ અત્યાર સુધી કોઈ ન પૂછતા પણ જ્યાં એને બે સુવર્ણ મુદ્રા મૂકી બે નગર દીકરા એક એક એટલે તરત બાજુવાળા ને પૂછ્યું આ કોના દીકરા તો કે સોનામોહર ના દીકરા આ સોના મૂકી એટલે તમને જીવ ના કોના દીકરા મૂક્યું ચીકુ મૂક્યું કોઈને કોના દીકરા આ સોના દીકરા છે પૈસા નો વ્યવહાર કરવો અને પૈસામાં મોહમ્મત ન થવી એ સિંહના ટોળા વચ્ચે થઈને હોહરવું નીકળી જવું ને એના જેવું આકરું છે પૈસા વેવાર કરો કરવો અને પૈસા માં બંધાવવું નહીં એ સિંહના ટોળામાંથી હોહરવું નીકળી જવું એના જેવું આકરું છે અને કોઈને પૈસાનો મોહ છે કે નહીં એનું સીધું સાધુ એક જ થર્મોમીટર છે એ પૈસાદાર માણસ કેટલો પકડે છે આ સીધું સાધુ થર્મોમીટર છે ભલ ભલા તમે જોજો પૈસાદાર કેટલો પકડી રાખે છે એના એ થર્મોમીટર છે તાવ માપન જેમ આવે ને થર્મોટર છે માપવાનું એક થર્મોમીટર છે પૈસાદાર ગ્રહસ્થ છે એની કેટલી પકડ છે એક જણો દુકાને એટલે ઉંદર પકડવાના પિંજરા આવે ને ઉંદરિયું એ લેવા ગયો એક ઉંદર જોઈને પસંદ કર્યો પછી કીધું ભાઈ શેઠ સાહેબ લેવું છે આ કેટલા રૂપિયા ભાઈ એ રૂપિયાનું સો રૂપિયા એ ખાંઠી આમ એક આઠીકો આમ સો રૂપિયા તકલાદીમાં આમાં કાંઈ છે ફટ દઈને સો રૂપિયા બોલ નાખવા અરે ભાઈ પંચોતેર આપજો મૂકો ને તમારે જોઈએ છે ને લઈ જાઓ બસ પંચોતેર રૂપિયા પંદર હોળી આડી છે ને પંદર હોળી ઊભી છે એના પંચોતેર રૂપિયા હોય ભલા માણ ભાઈ પચાસ રૂપિયા આપી દો તમારે જરૂર છે ને લઈ જાઓ આટલી બધી શું કામ માથાકૂટ કરો લઈ જાઓ પચાસ રૂપિયા બસ પેલા કે લઈ જવું તો છે માણું સો રૂપિયાનું હતું ને પચાસ રૂપિયા આપી દીધું પછી આ કામ તો કરતું હોય છે ને એટલે એને શેઠ પૂછ્યું કે શેઠ સાહેબ આમાં ઉંદર છટકી તો નહીં જાય ને તો કે વેપારી બહુ સરસ જવાબ દીધો કે ઉંદર છટકે કે ન છટકે એ અમારે જોવાનું ના હોય અમારે ઘરા છટકવો જોઈએ પૈસાદાર છટક એટલે પૈસો અને પૈસાદાર માણસ બે ની પકડ માંથી છૂટી જાય ત્યારે સાચી સાધુતા પ્રગટ થઈ ગણા ત્યારે જર જમીન ને જોરું ત્રણ કજીયાના છોરૂ ગમે ત્યાં ઝઘડો હોય કારણ કે જર એટલે પૈસો જમીન એટલે જમીન જોરું એટલે સ્ત્રી આ ઝઘડાના કારણમાં ત્રણ હોય હોય ને હોય જોરું એક બીજો અર્થ છે જોરું એટલે સ્ત્રી થાય પણ જરૂર એક બીજો પણ અર્થ છે જોરું એટલે જેનાથી જોર વધે એને જોરું કહેવાય પોતાના જાજા માણસો માને છે એનાથી જોર વધે મારો કેવડો મોટો વિશાળ અનુયાયી વર્ગ છે કેટલા શિષ્યો છે મારા મને માનનારા કેટલા છે એટલે શિષ્યો ની ખેંચા ખેંચી ને એ પણ ઝગડાનું કારણ છે પેલો ત્યાંનો વિયો જવો જોઈએ એટલે ક્યાંય પણ ઝગડો હોય તો ઝગડાના મૂળમાં ત્રણ હોય પૈસો હોય જમીન હોય સ્ત્રી હોય અથવા શિષ્યોની ખેંચા ખેંચી હોય ઝઘડો હોય ત્યાં આ ત્રણ હોય ત્રણ એકાદું હોય જ અને ત્રણ માંથી એકાદ હોય તો માયા છૂટી ગઈ છે એમ કેમ કેવાય સીધી વાત છે ને જેને માયા છૂટી ગઈ હોય પ્રૈસો છૂટી ગયો હોય મમતા છૂટી ગઈ હોય એને તો હરી એ જ પરમ ધન હોય ગિરધારી રે સખી ગીરધારી મારે નિરવે ખૂટ નાણું ગીરધારી એ નરસિંમે તો કે ગરથ મારું ગોપીચંદન અને હે મનોહાર ગરથ મારું ગોપીચંદન અને સાચું નાણું મારે શ્યામળો અરે મિલકત માં જાજ પખવા જ રે શ્યામળા धूली जैसो धन जाके वते याद दूच सुसार सुख संसार नु कोई सुख मे जाने सूर्य चढ़ेव थाय संसार न सुख ले पंच विषय संबंधी सुख सारू सारू खा सारा सारा वस्त्रों मले, सारा सारा मंगला मिले सारी सारी गाड़ियों मे सारी सारी मोहला तो मे केवा के ये कहवा तो जाने चढ़ा फांसीये हो गोड़िए दीधो होने जेवी वेदना थाय वेदना थे था, सुंदर कहत ता वंदना हमारी है कितने पड़िया विचार कर નિષ્કુળાનંદ સ્વામી વડોદરા આવ્યા અને ત્યાં ગોપાલનંદ સ્વામી બિરાજતા હતા અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા એટલે હરિભક્તો તો ખુશ થઈ ગયા કે જોગી પધાર્યા છે ઓહો ગોપાલનંદ સ્વામી કે રોકાવ રોકાવ હરિભક્તો પણ આગ્રહ કર્યો રોકાવોકાવર્તાનો લાભ આપો સ્વામી કે રોકાય પણ એક શરત રસોઈ કરવાની નહી રસોઈ એટલે શાક રોટલો દાળ હા હા ભલે પણ હરિભક્તો રીએ સૌને એમ હોય કરે અમારા સાધુ છે ને એ લુખું સુખું ખાય એટલે દૂધ દેગડા મંડા આવવા કાલે બપોરે દૂધ રસોઈ છે રાત્રે બધા નિષ્ફળ કલા કલાલી થી પરાણે તેડીને પાછા લાવ્યા ગોપાળાનંદ સ્વામી કે અરે જોગી કેમ ભાગી ગયા તા અરે સ્વામી તમે બકરી સામે તોપ માંડો તો પછી બીક ના લાગે સુલીશો સંસાર ઉનાનું મંદિર થાય શિખરોનું કામ બાકી હતું અને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શિખરોનું બાંધકામ કરાવે આગળ રહીને અને ગુરુમાં એમના ગુરુદેવ પુરાણી ગોપીનાથજી સ્વામી તો અક્ષરવાસી થયા હતા પણ વડીલ ગુરુબંધો દેવ પ્રસાદ સ્વામીની બધા સંતો હતા એ પણ એવા સમર્થ પુરુષો એમની સાથે સ્વામીને પણ અત્યંત હેતભાવ હોય સ્વાભાવિક સાધુતાની મૂર્તિઓ હતા પણ આપણા ગુરુદેવ એ આખો દિવસ પથ્થરનું બધું કામ કરવાનું પણ જિંદગીમાં વ્રત કોઈ દિવસ મીઠાઈ ખાવી નહી ખાંડ ખાવી નહી હવે આખો દિવસ એનું કામ રહી એટલે દેવ પ્રસાદ ગુરુ વડીલ બંધુ હતા ને એમને એમ થાય કે આખો દિવસ આટલી બધી મહેનત કરે છે આજે રસોઈ છે તો આ કઈ ખાવાના નથી લાડું તો એમ કરું એનું પથ્થર મૂકીને એમાં મોટા મોટા લાડુ બનતા પેલા માણસ નાનો થતો ભંડારામાંથી આમ બહાર નીકળે આવશે એટલે પથ્થર માં જોશે ને એટલે પછી જમી લેશે અને ત્યાં રસ્તામાં સ્વામી મળ્યા બે એટલે દેવપ્રસાદ સામી બોલ્યા આખો દિવસ દોડા દોડી કરી પથરા ઉપાડવા અને ખાવું નહીં એમતે તે કઈ હલતું છે એટલે સ્વામી આપણા ગુરુજી એ સમજ્યા કે કઈક મામલો લાગે છે જ્યાં ભંડારમાં જેને જોયું તેના પથ્થરમાં ચૂરીમાના મોટા મોટા બે લાડવા શું થયું આંખમાંથી આંસુ આવી ગયા આપણને હરખ થાય ચાલો આમ નિયમ તો છે પણ હવે મોટા સંતોએ આપી છે પ્રસાદ ની ના પડાય પ્રસાદ ઘણા પ્રસાદ પ્રસાદમાં કેટલા લાડવા ખાઈ જાય છે ખબર ન પડતી આંખમાં આંસુ આવી ગયા અરે રે જો ન જમું તો એક મર્યાદા જાય છે કે પ્રસાદી આપી લેતો લેતો નથી અને જો લવું તો મારે નિયમ છે વ્રત છે શું કરવું રડતા રડતા પોતાના આસને વ્યાગ્યા એને માથે ઓઢીને આંખમાંથી આંસુ જ પીડે રાખે બોલ એમના અઢી વાગી ગયા પછી દેવપ્રસાદ સામે ખબર પડી કે હજી પત્તર એમને પડ્યું છે લાડુ લઈ લીધા પત્તર ધોઈ નાખ્યું અને કીધું એ તમને ફાવી જમી લો એને ગમતું નહીં હોય ને હા આપણે જોગી હજી બેઠા છે ભાઈ આખી જિંદગી સાદું થયા ત્યારથી નિષ્ઠાન શું સ્વાદ કેવાય એ પુરુષે ચાખ્યો નથી જલેબી પેંડા સાટા મેસુ નામ આવડે છે પણ એનો સ્વાદ કેવો હોય એને જિંદગીમાં ચાખ્યો નથી સુંદર કહતા હિ વંદના અમારી આપણે સારું મિષ્ઠાન આવે તો મોંમાં પાણી આવી જાય ને ચાખ્યું નથી કોઈને શરબત પીધું નથી ખાંડ સાકરનું એનો સ્વાદ કેવો છે એને ખબર નથી હા જીરી નો ઉકાળો આખી જિંદગી રોજ પીધો છે કટોરો ભરી ભરી અમૃતની જેમ પીવેલી અવસ્થા થઈ અઠ્ઠાણું વર્ષની ઉંમર થઈ ગઈ અત્યારે તે વર્ષ છે બે વર્ષ પૂરા થશે અઠ્ઠાણું વર્ષની ઉંમરે પછી ધોત્યુ સંતોએ પહેરાવું પડે શરીરમાં તાકાત ન હોય ને પકડી રાખે ને ધોતયું त्यारे अवस्था प्रमाण थोड़ा हलवा पातला धोतिया पहराया स्वामी ने हजे आम बराबर आम मगज बराबर काम करे धोतियो जो पेहरा स्वामी आम जो आ के झीणू पाइपला जैरयू मरु झाडू क्यू सार ये उम्र એટલે હવે શારીરિક ઓલી રીતે હોય એટલે પછી વિહારી સ્વામી ને બધા સંતો કે સ્વામી હવે બંધ થઈ ગઈ ની બંધ થઈ ગઈ હા બંધ થઈ ગઈ તો હવે જાડા મળતા જ નથી હવે આજ પહેરવા પડે એમ પણ મનમાં અજંપો સુસાર છું આવું કેમ પહેરાય આવું કેમ પહેરાય જેમ જે કોઈ આવે ને દર્શને પછી કોઈ આગળ પાછા થાય ને એને કે ક્યાંય જાડા ધોતિયા મળે એટલે બોલા સાધુ બધા શીખવાડી રાખે કે જો હવે બંધ થઈ ગઈ મિલો બંધ થઈ ગઈ એટલે બધા એમ જ કે ના હવે નથી મળતા બજારમાં બંધ થઈ ગયું એમ એમાં નવીનભાઈ દવે મુંબઈ થી આવ્યા રાજકોટમાં પ્રસંગ નવીનભાઈ પગે લાગ્યા એટલે જોગી સામે કહે નવીનભાઈ તમારે મુંબઈમાં જાડા ધોતિયા મળે પાછળ સંતો ઇશારો કર્યો એટલે કે ના ન મળે હવે મિલો બંધ થઈ ગઈ शुली संसार शुली। आखी जिंदगी गायर उ तेज अठाणुअु वर्ष सुधी कोथ संसार गजब गजब गुणातीता चार प्रकार वृत्ति वाला मनसो बताया કે કોઈ મંદિર હોય ધર્મસ્થાન હોય એ જમાનામાં બધા મંદિરો હોય એટલે કોઈ શેરડી લાવે કોઈ તુમડા લાવે કોઈ ધોતિયા વસ્ત્રો લાવે એ બધી વસ્તુ પદાર્થ સંતો માટે સમૂહ લાવતા હોય ને કેવી કેવી વૃત્તિ સંતો ભક્તો હોય છે એ ગુણાતીતાના સામેનો એનાલિસિસ એટલે ભાઈ ઓહો ગજબ એમણે કીધું સત્સંગમાં ચાર પ્રકારના માણસ હોય કોઈ વસ્તુ પદાર્થ આવે ત્યારે એક એવો હોય કે આસનેથી ઉઠીને ખબર પડે એટલે લેવા જાય કે ભાઈ લાવજો જે ભાગ્ય પડતું હોય લાવજો જોતિયા હોય કેરી હોય શેરડી હોય જે ભાગ્ય હોય એ લાવજો આપણે એ આ ઊભા છે લાઈનમાં એક પોતાના આસનેથી ઉઠીને લેવા જાય બીજો આસનેથી ઉઠીને જાય નહીં પણ ત્યાં જો હામે હાલીને દીઓ કે ભાઈ આટલું બધાને મળ્યું છે તો છે તો કે સારું રાખો એ મૂકો તો લઈ લે પણ આસનેથી ઉઠીને લેવા ન જાય પણ તમે આગ્રહ કરો તો કે સારું રાખો ને મૂકી દે ભલે ભલે પેડ પછી જે કંઈ વસ્તુ હોય ભાગનું બધાને આવ્યું છે ને મૂકો ત્રીજો એવો છે કે ગુણાતીતાનંદ સ્વામી કે સામેથી ચાલી નાખી દે પણ લે નહીં મારે નથી પણ એવો છે જો એને વેલું મોડું થાય એના ભાગનું આપવામાં તો ઝઘડો કરે મને કેમ દીધું નહીં આ ચાર પ્રકારના માણસ છે એમાં જે ઝઘડો કરે છે એ અને સામે લેવા જાય છે એ તો આપણને ઓળખાય કે રાગી છે બે ને સમજવા જેવા છે એમાં જે ત્રીજો છે ને બીજો કે જેને આસને જઈને આપવા જાવ તો લઈ લઈએ એમાં ભલે આપણે સમજીએ છીએ કે રાગ નથી પણ એનો રાગ છૂપો રાગ છે શરમના મારે ન પણ જતા હોય એવું બને જમવા બેઠા હોય લગભગ આવું થતું હોય કે ભાઈ આમ અંદર તો ઈચ્છા હોય પણ કોઈ પીરસે તો લઉં એમ ઘણા માગે નહી પીરસો તો ના ન પાડે અને એમાં જેટલા મોટા હોય એને તો આખી દુનિયા આગ્રહ કરે નાનાઓ કોઈ ન પૂછે એટલે એને ઉભા થઈને જ લેવું પડે મોટા હોય ને દસ જણા આગ્રહ કરશે આ આપો પેલું આપો વેલું આપો આપો એમાં એનો રાગ છે ને એ ખ્યાલ આવતો નથી પણ રાગ પડ્યો છે ચોથો એ છે કે આપવા જાઓ ને તોય કે નથી જોતું તમે આ ભૂલી જાઓ નથી જોતું માધુપુરી સ્વામી એકવાર વિદેશથી આવ્યા પછી કોઈ હરિભક્તો હોય માધવપુરી સ્વામીને એક સરસ ધાબડો આપ્યો એટલે માધુપરી સ્વામીને એમ કે જોગી સ્વામી છે ને એ હવે હળવો છે તો ઓઢે ને તો શિયાળામાં સારું એટલે એમને આસને લઈ જઈ અને સ્વામીને કીધું કે જો સ્વામી આ ધાબડો છે ને એ તમે જ હવે હલકો ઓઢજો હં આગો લઈ જા લઈ જા તું આગો મારે જોઈ જા સારું એટલે હં કે લે ને ત્યારે બાજુ જોગી સ્વામી કે ન્યાય નહીં તું પેલા એની બહાર નાખીએ પછી મારી પાસે બહાર નાખ્યા એને પાપ ને આગુ નાખે પછી તું આપે છે તો પણ લેતા નથી મુંબઈ ના પાનાચંદ બાપા લાખો કરોડાજાના વહાણો હાલે એવો દીકતો ધંધો પણ પાનાચંદ બાપા શેઠ ઓહો હો કેટલી વાનગીઓ રોજ ઠાકોરજી નું મંદિર થાળ બન્યો પાંચ પાંચ દસ દસ પ્રકારની ચટણીઓ બને એટલા પ્રકારના શાક બને આટલો થાળ સરસ થાય પણ બાપાને જમવાનું કોઈ રોગ નહીં હોય પણ આખી જિંદગી મગની દાળ અને રોટલી એ એક ટાઈમ સાંજે એક કેળોની એક રકાવી દૂધ ચંપાના વનમાં ભમરો નિર્લેપ રે ધન્ય છે આને હામે પડ્યું છે પણ નહીં અને ગુરુકુળમાં આવે બ્રહ્મસત્ર હોય કોઈ પ્રસંગે આવે અને આગ્રહ કરીને પણ કઈ પણ આપવા જાઓ નઈ નહીં ભાગ્ય માની છીએ એને સાધુ પુરુષ સત્પુરુષ સાચા સત્પુરુષ પહોંચેલા સત્પુરુષ એને દુર્ભાગ્ય માને છે લો આપણે ભાગ્ય છે માનીએ જાજો વૈવો મળે પૈસો મળે જાયદાદ મળે મિલકત મળે તો એમ માનીયે ને કે બહુ બધા ભાગ્ય છે જો ને સે બધા ઢગલા થાય છે એને સત્પુરુષ દુર્ભાગ્ય માને છે ગોપાલ સ્વામી કોઈ સંતે કીધું સ્વામી આ પુનર્જન્મ લેવાનો હોય તો તમે શું ઈચ્છા કરો ગોપાળાનંદ સ્વામી કે જો બીજો જન્મ લેવાનો મહારાજ કહે ને તો હું જોજો ગોપાળાનંદ સ્વામી કે હું ગરીબ બ્રાહ્મણ ને ત્યાં ખાવાય ન મળે ને એવા બ્રાહ્મણ ત્યાં જન્મ લઉં તો કે કેમ તમારે જ્યાં મન ભાવે ત્યાં લ્યો તો પેલું ભાવ ભરે બિલ ગેટ્સ ને ત્યાં મૂકો તો એને ભાગ્ય માને છે પણ સત્પુરુષ એને દુર્ભાગ્ય માને છે તમારે રમતા રમતા લાખો ની કમાણી મંડે થવા એમ કરતા કરતા તમારા દીકરા છે એ પણ લાખો માં રમતા થઈ જાય તો જયારે કોઈ પૂછે ત્યારે શું કહો ભગવાન અપસેટ થઈ ગયા કેમ એક જ વસ્તુ છે પૈસા કોઈ સત્સંગમાં આવવા નવરા થતા નથી ભજન કરવા નવરા થતા નથી એ દુર્ભાગ્ય છે અહીંયા કેટલા બહુ બહુ સુખી માણસો કોઈ નહીં હોય તમે જો એ તો પોતાની પૂજામાં નોકર રાખી દે બ્રાહ્મણો ભજન ન થાય સત્સંગમાં નવરાય ના મળે અને મોટા મોટા જેટલા છે ને ધંધા વહીવટ વાળા એને રવિવારે વધારે ચાલુ એટલે દુર્ભાગ્ય કે છે કે ભગવાન ભજવા દેતું નથી એ કુંતાજી એટલા માટે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને જયારે પછી એ રાજ્યાસન ઉપર બિરાજ્યા યુધિષ્ઠિર મહારાજ સુખી થઈ ગયા ને કેટલું વન ભટક્યા કેટલું દુઃખ થયું પણ પછી રાજ્યાભિષેક થઈ ગયો યુધિષ્ઠિર મહારાજ નો ને બધી રાજ્ય વ્યવસ્થા સોંપાઈ ગઈ એટલે ભગવાન શ્રીકૃષ્ણ પછી દ્વારિકા જવા તૈયાર થયા અને ફૈબા થતા કુંતા એટલે કુંતાને પગે લાગ્યા અને કહ્યું હવે હું જાઉં દ્વારિકા ત્યારે કુંતાજીની આંખમાંથી આંસુ આવી ગયા બાગ દીકરા જાતો હોવ પણ મને એક વરદાન આપતો જા તો કે માગો ફૈબા જે માગો તે આપો એમ તો કે વિપદ સંતુ સશ્વત મારા ઉપર દુઃખ નો વરસાદ સાંભળ દીકરા જયારે જયારે દુઃખ પીડ્યા છે ને ત્યારે તું દોડતો દોડતો અમારી પાસે રહ્યો છો અને જયારે જયારે સુખના સમય આવ્યા છે ત્યારે તું દ્વારિકા ચાલ્યો જાય છે મારો ભગવાન દૂર થાય એના જેવું બીજું દુર્ભાગ્ય કયું છે एट कबीरे साखी मैर शील पड़ो शील पथराव पड़ो सुख कई शील पड़ो राम हृदय से जलिहारी वो दुख की के पल पल राम रटाय सुख मैं सोनी दुखरे पेट में दुखावेश सारू तो कहीं याद आत भूल जैसो भाग्य देखे अंत जैसी यारी है थोड़ा लक्षणों पीछे थोड़ा टूंक में लाइ ले, ले। पर आ स्वाद अंतक जैसी यारी अंत यारी एट मित्रता सारा संबंधों सारी मित्रता लगे सुंदर कहत ता वंदना सारा संबंधों अपने गमे સામાજિક સંબંધો વ્યવહારિક સંબંધો કૌટુંબિક સંબંધો જેટલા જેટલા સારા હોય તો આપણને મીઠા લાગે છે ને મીઠા ને ગમતા ત્યારે સત્પુરુષ એને શું માને છે મોત માને છે આ હા હા હા વાતે સાચી જુઓ તમારે જેને જેટલા જેટલા ઝાઝા સંબંધો હોય ને એ નવરાજ ન થાય એ મરણમાન પરણમાન જમણમાન બેસવણા ઉઠવણામાન લોકાયણ જયારે જોયે ત્યારે ટુવાલિયા નાખીને ઉભા જ બરવાડિયું હું તો ખૂટે જ નહીં એટલા બધા હોય ને વ્યવહાર અરે નિરાય માળા લઈને ત્યાં ફોન આવે એ અમે આવી દવાખાને સ્ટર્લિંગમાં જવું છે આવો બીજું શું રેવા નવરા કોઈ થાય ભજન બઉ સમજી સમજી લક્ષણો આપ્યા છો જાબંધી મિત્રતા ને જાજા હેદભાવ ગુંચવાના ધંધા હવે તો આ બધા આનંદ આવે કે વર્કુળ છે પણ જે હાથ આવ્યો છે મળવા આવી તમારે ઘરે કોઈ ભાગવત ગીતા વાતો નથી કરતા સમજી રાખો કોઈ કરે છે હોય ભગવાન ભજાવતા નથી રંગી થયા ને નારેશ્વર માં સલામ જો આઈએ સલામ જો જઈએ ઉજાર સલામ ઓર જો કભી ના આઈએ ઉખ સલામ જો આઈએ ઉજાર સલામ ઓર જો કભી ના આયે ઉનક લાખ સલામ ભજન કરવા દે શખીએ દેવાય તે બેઠા બેઠા નહીં આવે કેમ બાપજી દીકરા થતા નથી અમે શું કરી ધંધો હરેડે નથી ચડતો અમે આવીએ ખીસ્સા કપાવા શું કરીએ ભેંસ દોવા નથી દેતી અમે તમારા આચળ તાણવા આવી કોઈ ક્યાં બને પણ એનો એક બીજો મર માં પછી રંગ ને પૂછ્યું બાપા આ તને આવું લખ્યું છે ને એ બહુ બધાને સારું નથી લાગતું કોઈ એવા માણસો આવે ક્યારેક અમે લઈ આવીએ ને આજે હું સલામ જાય હજાર સલામ ના કભી ન આવે લાખ સલામ તો એને કણ ને સારું નથી લાગતું રંગ કે એને સમજ મે નહીં તો મેં ક્યાં કરું તો બહુ અચ્છા અર્થ હૈ રંગૂતજી અર્થ કર્યો હવે એ તમને કહું रंग जी उनके दो अर्थ होते हैं जो सामान्य बुद्धि वाले हैं उनके लिए तुम समझते हो वही अर्थ है लेकिन जो थोड़े ऊँडे उतरे हैं भीतर गए उनके लिए दूसरा ही अर्थ है बोलो बाबा क्या है कि जो आए उनको सलाम मतलब जिसने ये धरती पे मनुष्य का अवतार लेकर के यहां आया उनको सलाम और जो यहां से जाए तो जगह खाली कर दी उनको हजार सलाम गया परेशान करता हुआ मीठा کے کے کے لیے لیے لیے نوکری کمانے جگہ کر کر دی ہزار سلام جو દૂસરે કેકરી કેમાને લી ખાલી કરો મનુષ્ય દેહ ધર કર્યા ઉમ યુ જા હજાર સલામ કભી પુનર્જન્મ હોઈ કભી આયે નહીં લાખ સલામ જીસને એમ ક્યા કે પુનર્જન્મ ખતમ હો ગયા भगवान के पास पहुंच गया उनको लाख लाख सलाम अरे बाबा बहुत बढ़िया है तो तुम समझो नहीं तो क्या कर दीको <laughs> कयागरा जो जो पत्नी हो क्या ग्रह भाई बंधु हो ते शू क्यों बहु मजा छो बहु सारू सत्संग दृष्टि ये विघ्न छो ये विघ्न छोड़ा તુકારા મહારાજ ને ભગવાન ને રોજ પ્રાર્થના કરતા ઠાકોરજીરને એવી કંકાસણી મોઢું હોળકા જ નાખતા મને તો હાવ ચોખ્ખો કરી દીધો છે બોલો હવે મીઠા મીઠા બોલાવે મીઠા મીઠા થાળ કરે તો પછી તમે સત્સંગમાં હું કામ તાજી બેહો બઉ સમજીને કીધું છે અંતક જઈશી જેટલા સારા સંબંધો સત્સંગમાં વિઘ્ન છે એ કાળા તળાવમાં રવજી સુતાર થયા ને બહુ સારા હરિભગત પણ એ સંસારમાં થોડા બંધાઈ ગયા તો એ મહારાજ કાળા તળાવ એમાં બધા દર્શન આવેલા બધા બેનો બેઠેલા એમાં રવજી સુથાર ઘરવાળા પણ બેઠા હતા તો એમાં સત્સંગ મહારાજ વાતો કરતા એમાં ઉંદડી નીકળી ઉંદડી નીકળી એટલે બહાર આવો થશે બીકણ બહુ હોય આમ એટલે ઓલી ઉંદી નીકળી રવજી સુથાના ઘરવાળા પાસે થઈ એની હાહિકો થઈ ગયો એટલે શ્રીજી મહારાજ કે એક ઉંદરડું નીકળ્યું ત્યાં એટલી ગભરાઈ જાય છે તો ચાર જમ આવશે તારું શું થશે ભાઈ કે અમને તમારો મહારાજ આશરો તમારું ભજન કરીને મારા પિતા જમ મને શું કરે મહારાજ કે જો સાંભળે બધાને બે જમ તેડવા આવે તને ચાર આવશે કેમ હું મોકલીશ અને ભાઈ ઘરે મહારાજ મારા એવા શું અપરાધ છે તારો કેમ અમારો રૌજી કેવો હારો હરિભગત હતો એને તે તારામાં બાંધી રાખ્યો છે સારું હારું ખવડાવીને હરી હરી સેવા ચાકરી કરીને મારો ઘર બહાર જ નથી નીકળતો એને ભાઈ રાગ કરાવી દે હવે મારા જીતમ બહુ ફાવે આ જમ પૂરી મટાડવી હોય તે કર ભગવાન પોતાના ભક્તોને કેમ કેમ ચોખ્ખા કરે છે મહારાજી બાઈને એવું બતાવી દીધું પેલા એ ઘરે જઈને પછી રવજી ઉતાર આવ્યા જમવા એ પાણી માગે તો ખાટી છાશ દે દૂધ માગે તો પાણી દે મગની દાળ કહે તો તુવેરની કરે અડદનું ખીચડું કરીને બનાવીને દે શાખાવું કરી નાખે ટાડું ઢી જેવું બીડું બીઢું નાખે નહીં રવજી ઉતાર કે તમે તો સારું સારું બનાવતા હતા હમણાં રસોઈ કેમ બગડી ગઈ છે પણ કોઈ સેવા નહીં નહીં હરખું વાસણ નહીં નહીં કઈ સેવા અને મહારાજ ને આને એમાંથી છૂટો કરવો તો બોલો અંતક જયસી યારી આપણે જેને સારા સંબંધો કહે છે જેટલા હે તે કરીને સંસારમાં બધા સાચવે છે ને એટલા બધા બંધન કેટલું બધું વિપરીત છે તમે જુઓ હવે આપણે ટૂંકમાં જ લઈ લઈએ પાપ જૈસી પ્રભુતા સાપ જઈશો સન્માન બળાઈ બી જઈ જયસી નાગની સી નારી પાપ જૈસી પ્રભુતા સાપ જઈશો સન્માન માન મોટાય બળાય પદ પ્રતિષ્ઠા મળે તો જયારે સાપ અને વિછીએ ડંખ માર્યો હોય એવી વેદના થાય સુંદર કહત વંદના હમા પાપ જય શ્રી પ્રભુતા ભગવાનને જેમ પૂજાવાના થાય ને એવા તો એને પાપ પ્રગટ થયું છે એવો હાઇકારો નીકળી જાય હા આ તો મારા પૂર્વના પાપ પ્રગટ્યા કે શું સન્માન મળે સાધુને માટે ગામજનો એ પાલખી લઈ આવ્યા કે સાધુ મહારાજ ને બેસાડી લઈ જાય પાલખી આવી તો એટલે સાધુ કે આ ઠાઠડી જેવું શું લઈને આવ્યા છો હજી હું જીવતો છું આપવાની વાત ચાલી રાત્રે ઉઠી ગઢી જતા ગોતે પણ મળે પછી ગઢાળી થી બોલાવ્યા મહારાજ પાસે બેસાય મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી તમે ક્યાં ભાગીને વીઆઈ ગયા અરે મહારાજ કે તમે મને આ મહંત કરવાનું કર્યું આ ગઢડાના તો હું તો મહારાજ ગભરી ગયો બી ગયો કેટલી વેદના થતી છે नागनी सी नारी है, <laughs> गजब ना। जो जेवी स्त्री लगे साप के नगनी केपन तो बी जाए आटलो जर तो होने लगत होता वंदना हमारी રાજભાઈ વાક્ય ના આવે એની પાસે કોઈ સગર્ભા સ્ત્રી હોય એના ઉદરમાં બાળક હોય તો એને એટલું બેચેની થાય ઉલટી થઈ જાય અન્નપેટ મારી એની નાગનિશી નારી વામનાનંદ સ્વામી ભિક્ષા માગવા ગયા એક ગામમાં બનેલી વાત તો જેવા ભિક્ષા ભાવતી કરીને પેલા જમાની ભિક્ષા માગવા આપડા સંતો જ ને તે આમ જોડી રાખી ન પણ એટલે બૈરા ને વિકાર થયો એટલે ખડકી બંધ કરવા ગયા જાણ્યું કે આ તો કંઈક બીજું જ છે તો વામનાનંદ સ્વામી એટલા ભયભીત થઈ ગયા તો દિવાલ ઠેકી અને ઓલી બાજુ પડ્યા એમાં એનો પગ મચકોડાયો તૂટ્યો લંગડા પગે ધ્રુજતા રૂજતા બે દિવસે ભૂખ્યા તરસ્યા ગઢડા આવ્યા નાગ નારી અગ્નિ જઈશું ઇન્દ્રલોક ઇન્દ્રલોક માં જવાનું થાય તો જાણે અગ્નિના ભઠ્ઠામાં હોય એવું લાગે આ આપણે જોગી સ્વામી ની સ્પેશિયલ યાત્રામાં જાય તો મુંબઈ હતા અને મુંબઈ રેલ માંથી ઉતરે હેઠા જ ઉતરે નઈ ત્યારે બઉ કેવા તું મુંબઈ છે મોહનગરી છે તો સ્વામી મુંબઈનું નામ પડે ને ત્યાં બળતરા થાય હવે મુંબઈમાં આમ થવું તો બીજા લોકમાં શું થાય એટલે આમાં શબ્દ વાપરો છે ભગવાન ના જ પ્રીતિ હોય અગ્નિ જઈશું ઇન્દ્ર હૈદરાબાદ ગુરુકુળમાં જોગી સ્વામી લઈ જવાના હતા તો વચ્ચે પછી હવે અવસ્થા મોટી થી ત્યારની વાત છે પછી મુંબઈ થોડો વિરામ રાખ્યો તો ત્યાં હજી આસન કરીને બેઠા ને ત્યાં બધા આ બધા ડી કે ને બધા શેઠિયાઓ પગે લાગવા આવ્યા એટલે પેલેથી સ્વામીને મુંબઈની એલર્જી મુંબઈ મોહનગરી એમાં આપણે જવાય નહીં જાધુ માટે ત્યાં હારું જ નહીં એવું મનમાં મોટું હવે તો અવસ્થા થઈ ગયેલી ની એમાં જવાનું છે ને એમાં ઉતરાય સ્વામીને ખબર નથી આ મુંબઈ છે એમાં આ બધા શેઠિયાઓ પગે લાગવા આવ્યા એટલે સામી કે રાખો રાખો તમે અહીંયા ક્યાંથી સ્વામીને એમ કે હૈદરાબાદ ગુરુકુળ આવી ગયું અને સામી કે તમે અહીંયા ક્યાંથી તો કે સામી તમે અહીંયા ક્યાંથી તો કે કેમ તમે મુંબઈ આવ્યા મુંબઈ મુંબઈ પતિ ગયું ખાવા પીવાનું પાણી ફળ ફૂલ બંધ જય સીતારામ કઈ બોલે જ નહીં પછી ખબર પડી કે મુંબઈ નું નામ દીધું ને અગરાજ જલ્દી જલ્દી એમને ત્યાંથી લઈ જવા પડ્યા આવ્યા અગ્નિ ઇન્દ્રલોક વિઘ્ન પડ્યું હોય એવો વિધિ એટલે બ્રહ્માનો લોક કીર્તિ કલંક જયસી સીધી સી ઠગારી હે કીર્તિ કલંક જૈસી જેમ જેમ કીર્તિ ફેલાય ને તો એને કલંક લાગતું હોય ને એવું લાગે અમરેલીમાં મૂળદાસ થઈ ગયા તમે જુઓ કેવી કેવી સાધુતા હોય છે એવા મહાપુરુષ બજારમાં નીકળે ને તો બૈરાઓ એના નાના નાના છોકરાઓને પથ્થરાની જેમ એના ચરણમાં દોડવી દેતા અમારા છોકરો જેના ચરણને અડી જાય તેના ભાગ્ય ભગવાનને જેની એ કીર્તિ ગવાય સંત મૂળદાસ અને એવા સાધુ હતા જ્યાંથી મુક્તાનંદ સ્વામી આપણે પ્રાપ્ત થયા છે એ મૂળદાસ ની જગ્યા અમરેલી છે રાજ રજવાડાઓ એને પગે પડે પણ મૂળદાસ અંદર હવે દુખી થાય છે ક્યાંય નીકળે એટલે લોકો એટલા એના ચરણ સ્પર્શ કરવા પૂજા માટે વાહ વાહ આ બધું રોજ પોતાની ઝુંપડીમાં ભગવાન રામચંદ્રજી ને પ્રાર્થના કરે જોજો હે પ્રભુ હવે મને આ કીર્તિ બચાય મને વાહવાહ બચાય તું મારો ખરેખર હિતે છું હો મારો બાપ હો મારો રક્ષણ હો અદમ ઉદાહરણ હો તો મને તું આમાંથી આજે કોઈ પ્રાર્થના કર્યા આવી જ્યાં ફેલાવાના અભરખા હોય ત્યાં પાછા વળવાની વાત જ ક્યાં જ મૂળદાસ રડતે આંખી આસુ પ્રાર્થના કરે કીર્તિ કલંક જે છે એમાં પ્રસંગ બન્યો એને કુએ સવારમાં નાવા જાય છે ને એમાં એક મહિલા એનાથી ભૂલ થઈ ગયેલી ને કુદરમાં બાળક પર પુરુષનો સંગ થઈ ગયેલો એટલે કુએ પડવા માટે આવીને ચાર વાગ્યાનો સુમાર મૂળદાસે જોયું દીકરી રહી જાય ટૂંકમાં વાત કરું છું મૂળદાસે રોકી દીધા દીકરીએ નીચે આંખ ડાળીને કીધું બાબા કુવામાં ન પડું શું કરું મારાથી ભૂલ થઈ ગઈ છે સમાજ પૂછે છે કે આ તારા પેટમાં પાપ છેનું બાપ કોણ છે હું નામ દઈ શકતી નથી એ પુરુષનું એટલે એનું એક જ માર્ગ છે કે હું પડીને મરી નઈ નઈ નઈ દીકરી તો એક સાથે બે જીવની હત્યા મારી નજર સામે મૂળદાસ ન થવા દી તારે એના પાપ બાપ કોણ છે એટલું એટલું કહે તો બચી જાવ ને તો હા તો બચી જાઓ તો કહી દે અમરેલી માં બાપ મુળદાસ છે કેવી અપકીર્તિ ભાઈ મહિલા બાબા કોઈ માને નહીં અમરેલી માં તમે જો માર્મિકતા બાપનો બાપ મૂળદાસ છે અમરેલી પ્રજા કોઈ માનશે નહીં કે મૂળદાસ આવું કરે અને મૂળદાસી સવારના ચાર વાગ્યા પેલી બાઈ આગળ બોલ્યા કે તું સાંભળી લે સમાજ છે એ માટીના ડેફા જેવો છે દારૂ પણ પલળે પેશાબ પણ પલળે આજે જે લોકો પૂજે છે એ જ લોકો જોડા મારવા માટે તૈયાર થઈ જતા હોય છે જા અને એને જાહેર કર્યું કે પાપનું બાપ મુળદાસ છે પછી ભાઈ ટૂંકમાં વાત એ જે ગામ લોકો આવ્યા છે મૂળદાસ ને ઊંધે ગધેડે બેસાડ્યા છે પગરખા જૂના નો પહેરાવી મથે કળી ચોપડી પથરાનો ગાળો નો વરસાદ બજારમાં મૂળદાસને ફેરવા છે એનો સમાજ હતો સાચું ગોતી ને સમજવા ટેવાયેલો નથી મૂળદાસ ને આટલી અપકીર્તિ થઈ હવે એને રોટલો મળતો નથી પેલી મહિલાને પોતાના પરણકુટીમાં રાખ્યા એને ત્યાં દીકરીનો જન્મ થયો ત્રણ જીવનું પોષણ કરવાનું છે આભાર માનતા હતા પ્રભુ તે મારી લાજ બચાવી મને તે કીર્તિ માંથી બચાવી લીધો છે કીર્તિ કલંક જય સિદ્ધિ સિંહ ઠગારી હે તપ કરે ભજન કરે સાધના કરે પછી બધી સિદ્ધિઓ થોડી થોડી આવે ये जो प्रगट थेतराबत ऋषि ऋषि स्वरूप रूपए परिणाम भगवान भूली गया संध्या गायत्री भूली गया देवी वाला मगनीराम न सिद्धि सी ठगारी है वसना न कोई बाकी ऐसी सदा मती जा सुंदर कहत ता वंदना આ આ છે લોવે મારે એક કેવું છે કે જેટલા લક્ષણો બતાવ્યા ને એ કે એક લક્ષણ જેમાં મૂર્તિમાન હોય આપણે ભાગ્યશાળી આપે છે આવો પુરુષ ગોતવામાં ન મળે બીજા પ્રોપેકંડા કરવા ઘણા મળશે નકશીખ આવી સાધુતાની મૂર્તિ અને ત્રણે ત્રણ આગળ લક્ષણ કહેવાય એના જીવમાં જેના વણાયેલા છે એવો પુરુષ એના થોડા વખાણ જયારે એક વાર માધવ સામે સભામાં નિંદા કેવાય અમારા વખાણ ન કરવા રહી જાય તો ચીઠી મોકલે થોડો ઉલ્લેખ કરી દેજો શું પણ કેવા છે પુરુષ નગદ સોનું નગદ સાધુતાની મૂર્તિ દર્શન પછી કોઈ ભવિષ્યની પેઢીને નહીં થાય અને કેવા રોમ રોમ ઐશ્વર્યથી ભણેલા ભરેલા ભારે ત્યાં કરી શકે બોલો પણ ક્યાંય મનાવા પૂજાવામાં ક્યાંય આવ્યા ને એક એક લક્ષણ એમાં છે કીર્તિ કલંક જે સિદ્ધિ ઠગારી કોઈ મનાવા પૂજામાંથી દૂર અને આજે તો હોય નહીં મહાપુરુષ પણ બધા મહાપુરુષ જ થઈ જવું પગારદાર રાખીને થઈ જવું પેલા બ્રાહ્મણ ને યજમાને આપેલો ને દક્ષિણામાં એક નાની ગાયની વાછડી આપી હતી જે લઈને આઈલો જ આવતા તેમાં ચાર ઠગ મળ્યા એને આ વાછડી પડાવી લેવી છે એટલે એક પછી એક બધા નીકળીને બધું ટૂંકમાં જ કહું છું તરત બ્રાહ્મણ ને અરે રે ભુદે વાઘ ક્યાં લઈ જાઉ વાઘ અરે વાઘ નથી આ તો ગાય છે ગાય ની વાછડી છે ના ના બાપુ આ તો વાઘ છે તમને કોઈ થોડી વાર છે વાઘ કરી નાખ્યો એ માજા સમાજમાં છે ને એક બોલ્યો ને બીજો બોલો ત્રીજો બોલ્યો મહાપુરુષ છે ભગવાન જેવા સાધુ છે બીજો કે હા હા અસલ ભગવાન જેવા છે વાહ તાલ માલ ને તાશે पगार जो तो पगार ले जाओ गुणगान बद वाह कर आज छे समझा कदाच दूली जैसो धन जाके सूलिशो संसार सुख भूल जैसो भाग्य देखे अंतक जैसी यारी है पाप जैसी प्रभुताई साप जैसो सन्मान बड़ाई बिछून जैसी नागनि सी नारी हे अग्नि जैसो इंद्र लोक जैसो विधि लोक कीर्ति कलंक जैसी सिद्धि सी ठगारी है वासना न कोई बाकी ऐसी सदा मती जा सुंदर कहत ताही वंदना हमारी है सुंदर कहत ताही वंदना हमारी है ભરી દીધો છે ને ખજાનો પણ એના કરતા મિરેકલ એ છે સહજાનંદ સ્વામી કે એક જ લાઈન લખીને આખા છંદના છંદ એમાં હમાડી દીધા કે એને સત્પુરુષ કહેવાય કે જેને આ લોકમાં કોઈ પણ પ્રકારના સુખમાં ક્યાંય પ્રીતિ નથી એક ભગવાન ધામ અને ભગવાનની મૂર્તિમાં જેને પ્રીત છે એને સત્પુરુષ કહેવાય આ એક લીટીમાં એને ભરી દીધું મને આનો હરખ આવતો એટલે મેં આટલું લાંબુ કર્યું કે આ બાપે એક લીટીમાં શું કમાલ કરી છે કે ગ્રંથો ના ગ્રંથો હમાઈ જાય આગલી કીધી નહીં બધામાં જેને એક પણ ટકો રસ નથી પડતો એક ભગવાનનું ધામ અને ભગવાન મને વચ્ચે મેં બહુ વિચાર કર્યો ભગવાનનું ધામ શું કામ ઘુસાડ્યું કારણ કે બહુ સર્વોપરી વાળા છે એલર્જી થાય ધામ મૂર્તિ પણ બહુ સમજી સમજીને આ શબ્દો વાપર્યા છે એક જ લાઈનમાં ખજાનો મૂકી દીધો કે જેને આ સંસારના જેટલા પ્રકારના સુખ કહેવાય ને प्रीति नगवान भगवान शब्द वापर भगवान शब्द वापर समझ जीव गए वसना जीर्ण थूटती भक्त ने भगवान गाय हेत दौरो तूटतु नहींत जैन एवं साधु बीजू कीधु પોતાના દેહના સુખ ને હરિભક્તો સુખ ને અર્થે છે અમારા સુખ અર્થે શ્રીજી મહારાજ કે એક પણ જો ક્રિયા કરતા હોઈએ હતા તમામ પરમહંશોના સમ છે પોતાના દેહના સુખ ને અર્થે એક ક્રિયા નહીં હવે આપણે બધા વિચાર કરો દેહ ને સુખ માટે રાખ રખાવે વિચારવા જેવું છે દેહના સુખ સિવાય બીજું શું ક્યાં સરસ ઠંડો પવન આવે છે ક્યાં બરાબર સુખ આવે છે ક્યાં બરાબર ટેકો મળે છે એ ભાઈ ક્યાંથી બરાબર સભામાંથી બરાબર છટકી નીકળી શકાય છે बदा देह विचार क्या एक कारहो जो आप बदाई ने अक्षरधाम जाऊँ माथा मारी जाऊ बोलो आने आखो दिवस नवरा पड़े छे? નવરા માંથી આ દેહ ને સારા સારા કપડા માંથી શણગારવામાં ટાઈ બાંધવામાં મૂછું આમ આમ કરી માંથી હવાર માં ગાંજાના કરમ કરવા કેટલા બધા પાવડર ચોપડવા ને કેટલું આ બધું કરવું બાથરૂમ માં દોઢ કલાક નીકળી જાય પછી પૂજા કરવી કરે નહી બહુ જ લેટ હો ગયા ઓફિસ પે જા ને જા દેહ માંથી જ ક્યાં થાય અને જે કઈ પછી સવાર માં કાપ આવે ને એ બધું પૂજામાં જ આવે નાસ્તામાં ત્યાં તો વયો જાય ભગતું કરજો ભલું કરજો ભલું કરવું ઘડી ઉભો રે તો ભલું થાય ને આમાં ભલું તો ઘણું કરવું છે પણ ડુંભાણું મૂકીને વિવે ગયો અગરબત્તી એવી લઈ આવ્યો છો કે ડુમો થઈ તારા માટે મોંઘા સ્પ્રે લઈ આવ્યો છે આ ઠુંઠા ક્યાંથી લઈ આવ્યો તું સસ્તા સ્ટોર માંથી ગોતે પૂજામાં બ્રાહ્મણે કીધું હોપારી લઈ આવી ગયો લઈ આવ્યો બોલો મેં એક જાણે કીધું હારી હોપારી લાવતો મને ક્યાં કાણા જ લવાય દેવતાઓને આવવા જવા માં પોતાના માટે ધોત્યુ જોતો હોય તો સારામાં સાધુ છે ને રાત્રે સુતા પેલા કોથળો પાથરી અને કોથળામાં બાવળના દાંતણ આવતા ને હવે બધા બ્રશ થઈ ગયા ને દાંતણ જોવાય ક્યાં મળે મળે છે અમદાવાદ માં ક્યાંક મળે છે પણ દાંતણ ચાવે એવા દાંત નથી રહ્યા એકવાર ચાવે તી દુખે ખાવું ભાઈ ગયું ને હવે તો રોટલી એ લોકોને ચાવતા ને એને દાળમાં બોળે એમ એમ કરીને તે તમારા દાંત નથી મૂર્ખા છે બધા દાંત બગાડી નાખે છે ચાવવા શીખવું જોઈએ તો એ હોય ને બાવળના સુકા કરેલા એ દાંતણ હોય કોથળામાં ભરે અને એ કરીને પછી હુતા હતું એટલે કોઈ પૂછ્યું કે સ્વામી આવું શું કામ કરો છો તો કે કોથળામાં દાંતણ ભર્યા હોય રાતે હવે સુઈ જાય એટલે પડખું ભરી ને વાગે ને ઊંઘ ઉડી જાય ઊંઘ ઉડે ને એટલે પાંચ નામ લઈ લેવાય સ્વામિનારાયણ સ્મિનારાયણ સ્વામીનારાયણ આખી રાત પડખા ફરી ઊંઘ ઉડ્યા કરે નામ લીધા કરે નહીં દેહ એવો છે ને ઊંઘ માંથી ઉઠવા નજન થાય દાંતણ ભરું છું દાંતણ ભરું છું દેહના સુખ માટે કોઈ ક્રિયા નથી કરતા આ દેહ કરીને જેટલું ભજન થઈ જાય જેટલું ભગવાન ને વ્હાલા થઈ જવાય જેટલી ભગવાન અર્થે ક્રિયા થઈ જાય એવું જ જેને તાન છે એને શું કહેવાય સત્પુરુષ કહેવાય एक शब्द करें भगवान गां सुख आपे एवं गजब ना वाक्य प्रयोग छे। देह मुकया पी भगवान धाम मैयाड़े सुख आपे एवं करें તમે મિનિસ્ટર થઈ જાઓ વડાપ્રધાન થઈ જાઓ એક નંબરના ધનપતિ થઈ જાઓ અબજપતિ થઈ જાઓ ને વિશ્વમાં તમારું દસ ટોપ પર સોય એમાં તમારું પહેલું નામ આવી જાઓ એવા થઈ જાઓ પણ ભગવાનના કામના ન થયા તો ત્યાં મર્યા પછી કામ આવ્યા બધું શબ્દ પ્રયોગ જુઓ અહીંયા ગમે તેટલું હોય અહીંની મૂડી જુદી છે મર્યા પછીની મિલકત જુદી છે સાચી મિલકત જેને એને કહેવાય કે જે મૃત્યુને પાર જઈ શકે એ સાચી મિલકત છે બાકી એ મિલકત ખોટી છે કે જે મૃત્યુનો કિનારો આવે ત્યાં પડી રહ્યા છે એમને ગમે તેટલી સમૃદ્ધિ થઈ જાવ ગમે એટલા તમે સુખસાબીમાં મહાલતા થઈ જાઓ પણ મર્યા પછી કામ ના એમ અમે સાધું હોઈએ ને હજારો લાખો માણસો પગમાં પડતા થઈ જાય માનતા થઈ જાય પૂછતા થઈ જાય કહો તેમ કરતા થઈ જાય ચરણમાં ધનના ઢગલા મૂકતા થઈ જાય પણ સહજાનંદ સ્વામીના સિદ્ધાંત પ્રમાણે જોઈએ કાંઈ ન થયું ને ટોળા ભેળા થયા શુદ્ધ સંપ્રદાયને અશુદ્ધ સંપ્રદાય કરી નાખ્યો ખોટે ખોટી વાહવાને કીર્તિ કરી ગુરુ સત્શાસ્ત્ર એની રૂચિ બહાર જઈને ગમે તેટલું કર્યું આખરે શું કમાયા धाम म गया केड़े आ कई काम आए न्याचि कर बहुत सारू रुचि संप्रदाय सिद्धांत में रही कर धाम में गया केड़े सुख आपे बाकी दुख आपे आम करो गुरुजनो कह करो सहजानंद स्वामी करो छे करो तो गया देह केड़े येनु काम आवे नहीं तर गम में काम हजी एक वाक्य मूक्य सत्पुरुष के पोता जोग राखे एनो संग राखे करेंसारूटी भगवान प्रीत थाई जाए। ये सत ध्यान तमें आमा डूबी जाओ आ त्राण वक्यों में तेज विचारी एट डूबी जवा एट पोता जोग राखे एने भगवान जोड़ी दी संसार कर आज तान हो શિવલાલ ભાઈ શેઠ બોટાદના નવ લખા શેઠ એ જમાના લાખોપતિ ધજાઓ ફરકે ભાવનગર જેવા મહારાજાઓ જ્યાં ખુરશીઓ પડતી હોય એ શિવલાલ શેઠ જુનાગઢમાં સત્સંગ કરવા આવ્યા હોય ગુણાતીતાના સામેનો સમાગમ કરવા આવ્યા હોય એમાં બપોર વચ્ચે ભોજન કર્યા પછી એમને બહિરભૂમિ જવું હતું જાજરું જવું હતું ટોયલેટ જવાનું બાર જંગલમાં જતા ને એમ જવાનું છે એમાં બજાર માંથી નીકળ્યા તો સોનું વેચાતું હતું હવે આ તો વાણિયાનો દીકરો નજર પડી ગઈ એક સો એક જગ્યા થી લીધું બીજી જગ્યા વળતા દીધું વચ્ચેથી દોઢસો રૂપિયા બચ્યા હવે જાજરૂ જાતા જતા દોઢસો રૂપિયા એ જમાના કમાણી કરી લે એ બાહોશ દ્રષ્ટિ કેટલી હશે બોલો શેર બજાર આવું નથી જલ્દી થતું અને દોઢસો રૂપિયા એ જમાના તો બહુ થઈ ગયા બહુ મોટી મૂલકત કેવાય ઈ દોઢસો રૂપિયા લઈને આવ્યા અને ગુણાતી બેઠા હું રસોઈ લઈ આવ્યો મોતિયા લાડુ સ્વામી ક્યાંથી લઈ આવ્યો તો આજ કથામાં કેમ નતો જેમાં ક્યાં ગયો હતો તો કે સ્વામી કઉ કહું એ જ કહું છું જેમ્યા હું જેને બહાર ગયો ને એમાં આવી રીતે થયું એક જગ્યાએ વેચાતું હતું બીજી જગ્યાએ લેવાતું હતું મેં આપ્યું દોઢસો રૂપિયા વેચ્યા આપણે કાલે છે ને રાધારમણ દેવ ને થાવ બધા સંતોભક્તો આ તને આટલા ટુ અહી રાખ્યો છે અને તારી જેવા વેપારી માટે આ મંદિર બાંધ્યું છે તે તું ધંધો કરવા આવ્યો છે જુનાગઢમાં મેં જે વાતો કરી એ તો આખા જુનાગઢ માં કે હવે તને કઈ સાંભળવા મળશે તું સત્સંગમાં આવ્યો છો ને પૈસા ને તારા મોતિયા મોતિયા તો કુતરા નામ હોય અને તારે સંતોઈ દેવી નાખ ઉકર હે ભગવાન આજે કોણ કે શિવલાલ ભાઈ ને ચોખ્ખા કરે ભાવનગરમાં રઘુએજી મહારાજની પધરામણી કરાવી રાજમાં આચાર્યની જાહો જલાલી થયો અને ગરડામાં ગોપીનાથજી મહારાજ પાસે જે હરિકૃષ્ણ મહારાજ દર્શન આપે છે ને ઈ શિવલાલ ત્યાં પધરાવ્યા પ્રતિષ્ઠા કરાવી બધો ખર્ચો ઉપાડ્યો ધામધૂમથી મહોત્સવ કરાવ્યો પણ ગુણાતિત્તાનંદ સ્વામી પાસે ગયા ત્યારે ગુણાતિતંદ સ્વામી કે શિવલાલ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા આચાર્ય મારની સવારી કઢાવી પણ તારો જીવ છે ને રજોગુણી થઈ ગયો છે કેટલાય માનના કોટા આવી ગયા છે તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે હવે બે મહિના મારી પાસે રે હું જયારે વાતો કરીને એવી મહારાજની મૂર્તિમાં વૃત્તિ ચોંટશે આ જતન કેનું કરે છે આ લોકો માંથી હાવ ચોખ્ખો થઈને ભગવાનની મૂર્તિમાં રસ બસ થઈ જાય ને એ પચીસ વર્ષની જુવાન જોત ઉમર ઘર થયા પરણવાને એના બાપુજી ભાવનગરમાં દબાણ કરાવે આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ પર દબાણ કરાવે પણ આટલી ભર યુવાની આટલો લખલુટ પૈસો છતાં શિવલાલ ને નાગણી નારી હે હવે મારે પરણવું નથી સ્ત્રી હૃદયમાંથી નીકળી ગઈ એ ભાઈ મારે પરણવું નથી નહી થાય ને કે આટલી બધી સમૃદ્ધિ કોના માટે છે મારે જોઈતી નથી અને એમાં પાછા વડતાલના સમયમાં કાર્તિકમાં ગુણાતીતાના સામે સંઘ લઈને હાર્ય શિવલાલભાઈ આવ્યા અને એમાં વાગડમાં વચ્ચે આત્માનંદ સ્વામી એકસો વર્ષ ચાલતું હતું અને હજુ અહીંયા તા એની સેવામાં રોકાણા સેવા કરીને શિવલાલે એમના જાડા પેસા વાતે બધું સાફ કરી એવી સેવા કરી એવી સેવા કરી આવડો શેઠીયો માણસ જેને ત્યાં નોકર ચાકરનો પાર ન હોય એ અહીંયા બધા પોતા કરે કચરા પોતા ઉપાડે સ્વામીને બધી ગોધડીઓ લુગડા ધોવે સામીને જમાડે સામી પડખું ફરે ત્યાં રાત્રે ઊંઘ ઉડીને સ્વામીને બાળકની જેમ તેડીને પપલાવે આવી સેવા કરી આત્માનંદ સ્વામી ખુશ થઈ ગયા શિવલાલ આજ મારેારાજ તે કઉ છું માગી લે જોઈતું હોય માગી લે તો કે ના સ્વામી રાજી રહ્યો મારે કઈ જોઈતું નથી અરે શિવલાલ કઉ છું તું મારા ખાતર કઈ માગી લે શિવલાલ કે સ્વામી માગી આપશો તો કે આપીશ માગશું આપીશ તો કે આપીશ માગશું આપીશ આપશો તો કે હા તો તમે જયારે ધામમાં જાવ પછી તેર માં આ લોકો માં ક્યાંય બંધાય નહીં ધનમાં બંધાય નહીં કીર્તિમાં બંધાય નહીં માન મોટમ માં બંધાય નહીં એનું સદપુરુષ ધ્યાન રાખે શીખવાડે ધ્યાન ભજન તો શીખવાડે પણ સાથે એમ કહે કે ભાઈ ધ્યાન ભજન ભલે કરો પણ સહજાનંદ સ્વામીના સિદ્ધાંતથી બાર જો તમે પગ મૂકીને ગમે તેટલું કરશો તો આખરે કાંઈ કામના નહીં આંખ ઉગાડે સાચું એને સિદ્ધાંત બતાવે આજે એ આવે આજે તો જો મોટે ભાગે બધા સાધુઓ વાતો કરનારા છે ને એમાં જેને પૂજાવાનું બહુ છે ને એ લોકો હંમેશા સાધુના મહિમાની જ વાતો કરે સાધુનો મહિમા એટલે બસ અપરંપાર છે સેવી લેજો શરીર કુરબાન કરી નાખજો એ કે વર્તી લેજો એમાં આત્મબુદ્ધિ છે તો જ કલ્યાણ થશે એમના વચન કુર્બાન થઈ જાઉં ટૂંક ટૂંક થઈ જવું સેવા કરી લો સેવા વાસનાનો તો શું ગજ છે સાધુઓ મેળ્યા છે વાસના ભૂખા બોલી જવાના છે એક પગ અહીંયા એક પગ અક્ષર ધામમાં જ બેઠા છે વાતો કરે એ મહાચું કેવાનું કઈ આવે જ નહીં બધાને છે ને આશીર્વાદ કલ્યાણ લેવું એટલે સમજાતું નથી સમજી રાખજો કરવું નથી કઈ ખાઈ પીને તાલ માછીરો જ કરવો છે કોઈને આંખીને માળા નથી કરવી રાટ ચાલતું કોઈ માળા નહીં કરે આશીર્વાદ લઈને કલ્યાણના ધંધા થાય છે કરે તો ખબર પડે વાત ખાલી સાંભળે કે આશીર્વાદ દીદી આમ નથી થતું કરવું પડે પણ આ તો બધો વેપાર થઈ ગયો માફ કરજો પણ કેવો ગુરુજી ગુરુજી કીજીએ ચદ્દર પછેડી બીજી એ તારું કલ્યાણ થવું હોય તો થાય પણ મારી શિયાળે એકદમ એટલે દર્દીએ કીધું ડોક્ટર સાહેબ હું કેટલા મહિનાથી તમારી દવા ખાવું છું હાજો થતો નથી કંટાળી ગયો દવા ખાઈ ખાય પૈસાનું પાણી કર્યું અને આ મોઢે ગળે ઉતરે ની એવી બધી દવાઓ અને કેટલા વખત થી ખાવું છું હાજો તો થતો નથી સાહેબ મને એવું લાગે છે જો સમજ જોઉં કહું હે સાહેબ મને તેવું દર્દી કે એવું લાગે છે તમારી દવા ખાઈને મરવું ને એના કરતા વગર દવા મરી જવું સારું ડોક્ટર કે કરતો નહીં તું મારી દવા નહીં લે તો હું ભૂખ્યો મરી જાય દર્દીને દર્દ મટાડી શકનારો નથી તો પણ પોતાનો વેપાર ચાલુ છે જે પોતે રોગી છે એ બીજાને શું નિરોગી કરશે કોઈની આંખ ઉઘાડે કરવા જેવું છે ઊંધે ચડ્યા છીએ એમાંથી બહાર નીકળે નિસ્વાર્થપણે જેને ભગવાનની કેવળ જોડવાની વાત કરે સુંદર કહ તાહી અમારી હૈ આ ત્રણ ફરીથી લક્ષણો કે જેને આ લોકમાં કોઈ પ્રીત નથી કરતા આવે એવું જે જોગ રાખે એને પણ સંસારમાંથી ચોખ્ખો કરીને ભગવાનમાં અપાર હેત થાય એવું જે કરે છે એવા જે સત્પુરુષ એના લક્ષણ મુ આવ્યું આપણે સમજયે થોડી વાર ટૂંકમાં ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે એક એક શબ્દજો ફટાફટ પૂરું કરી દે જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર તો ખરો ઉત્તર સાચો રાખ્યો છે પણ આમ સમજે તો સત્પુરુષના ગુણ મુક્ષુમાં આવે થોડો ઉમેરો કર્યો છે પણ ગજબ ઉમેરો કર્યો છે જે ગોયતે જડે નહી ભાઈ કેમ સમજે તો જે સત્પુરુષને પરમેશ્વર વિના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઉભારે છે તો પણ લેશ માત્ર સંસારના સુખની ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં જ આસક્ત થઈ રહ્યો છું અને ભગવાનની વાતમાં તો લેશ માત્ર સમજતો નથી માટે મને ધિકાર છે એવી રીતે અનુતાપ કરે અનુતાપ એટલે પશ્ચાતાપ અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે પછી એમ એમ એમ એમ પરિતાપ એટલે પશ્ચાતાપ પરિતાપ કરતા કરતા એના હૃદયને વિશે વૈધાક્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે મુક્તાનંદ સામે કીધું દેવની બુદ્ધિ રાખે સત્પુરુષ આવા હોય એમાં કેવી દેવની બુદ્ધિ રાખે શ્રીજી મહારાજે બે વસ્તુ ઉમેરી બહુ મહત્વની કે સ્વામી એ તો દેવની બુદ્ધિ બહુ સારી વાત છે રાખવાની પણ એ સત્પુરુષોમાં ગુણ બુદ્ધિ હોય गुण एट दोष न देखाय करें सा गुण बुद्धि हो क्या युवा अभाव न आए पगड़ कहवा देवबुद्धि वाता गुण बुद्धि पश्चातापोता कचास जो परिताप थ्रम वस्तु भेड़ी थे त्यारत्पुरुष गुण मुमुक्षों पेली देवनी बुद्धि દેવની બુદ્ધિ શું છે ભાઈ પથ્થરની મૂર્તિ હોય છે જો આ તમે હનુમાનજી રહ્યા ગણપતિ રહ્યા પથ્થરની મૂર્તિ છે પણ આપણે એને કોઈ પથ્થર માનીએ છીએ આપણે સાક્ષાત ચૈતન્ય માનીએ છીએ છે પથ્થરના પણ સાક્ષાત ચૈતન્ય માનીએ છીએ એમ ગુરુ હોય સત્પુરુષ હોય ગુરુમાં ગોટાળો છે સત્પુરુષ વાત આગળ કહે એવા સત્પુરુષ એ મારી તમારી જેવા હાડચામના જ હોય જોગી સ્વામીનું શરીર પણ આપણા જેવું જ હાડચામનું છે એની અવસ્થા પ્રમાણે થાકને રોગ આવે છે પણ એને આપણા જેવા ન માને દેવ જેવા માને એને દિવ્ય માને ચૈતન્ય શરીર રૂપ માને એવી બુદ્ધિ હોય તો મનુષ્યનો ભાવ ના પોતા જેવા નથી આપણાથી પર છે બીજું દેવને આપણે કેવા માનીએ છીએ સર્વજ્ઞ માનીએ છીએ એને સ્તુતિ પ્રાર્થના કરીએ ત્યારે આપણને ખબર છે કે સઘળું જાણે છે એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો પ્રાર્થના કરીએ ત્યારે ખબર છે એની આગળ કપટ ચાલે છે કોઈ કપટ કરતા નથી જે માગે ઓપન છે કારણ કે ખબર છે એને વગર કહે પણ એ જાણે છે કે આમાં શું છે अपने सर्वज्ञ जाए बधु खुँ एक प्रभु मैं करू जे, आउ आउ जे, अवे तमें आटली रहम करो तो जरूर काम थाय सर्वज्ञ माने चे, कपट नहीं रखतेम एवं सत्पुरुष ने आग कोई प्रकार छल प्रपंच के कपट न राखे कोई वस्तु छुपा नहीं देवी आग छुपाता नहीं यी वर्ते तेरे एने देवनी, देवनी बुद्धि कहवा पे पत्थर की मूर्ति में देव बुद्धि राखी ने बहुत सरल है कारण कि मूर्ति बोलती नहीं टोकती नहीं वढ़ती नहीं धकती नहीं खीजाती नहीं पे सत्पुरुष हे ये भगवान के भगवान ना सत्पुरुष पृथ्वी पर हमारे हाड़ चामनाज हे ये हलता चालता हो तरह एमूर्तिम नहीं हो वढ़ से धक से तिरस्कार करते अपमान कर क्रोध करे खीजा तो अने तेरे जैसे देवनी बुद्धि रहे તો એ ગુણનો અધિકારી થાય છે વાત વાતમાં વાકું પડી જાય તો કામ આવતું નથી અને જે કહે સત્ય માને અને એ પ્રમાણે વર્તે ભાદરામાં મૂળજી બ્રહ્મચારી મહારાજ પધારેલા ઓરડાની અંદર શ્રીજી મહારાજ બેઠા હતા મૂળજી બ્રહ્મચારી પગથથી મહારાજની મોજડીને તેલ ચોપડતા હતા એમાં ડોસા ભગત નામના ભાદરાના બહુ સારા હરિભગત એ આવ્યા એટલે મૂળજી બ્રહ્મચારી કીધું બ્રહ્મચારી મને આ સેવા આપો હું જરા તેલ મહારાજની મોજડીને ચોપડી દઉં અરે બ્રહ્મચારી કે સારું તમે ચોપડો હવે આમાં કઈ ખોટું હતું એમને આપ્યું બ્રહ્મચારી બેઠા જ એમાં મહારાજ ઓરડામાંથી બહાર આવ્યા અને બ્રહ્મચારી દીધી સેવા કરતા તને નથી હાથ સેવક થઈને તારે નામ લૂંટવું છે હું મહારાજ સેવક ભેળો થઈને ફરવું છે કામ બીજાની પાસે કરાવે વયો જ અહીંથી જા ભાઈ નીકળાયો જુ મારે તને જોતો જ નથી હવે વાંક શું ભાઈ કઈ હાલ નાની હાલ હાલ હાલ જેવી વાત લ્યો ભાઈઓ બેઠો છું ભા નીકળાય થી જા ત્યારે જ્યાં રખડવું હોય ત્યાં રખડજે અને જ્યાં જા આ મોજડી ચોપડવા દીધી છે ને જોડા પહેરતો નહીં ઉઘાડે પગડે રખડજે અને ક્યાંય દૂધ દહીં ઘી માખણ મલાઈ મેવા મીઠાઈ ગયું ચીકણું કઈ ખાતો નહીં રખડ જા જો કાઢી મૂકે છે તો એ પાછા નિયમ દેસ ગળું કઈ ખાતો નહી તાર જ્યાં જા મૂળજી બ્રહ્મચારી સજલ નેત્રે પગે લાગી બસ મહારાજે મને કાઢી મૂક્યા છે જેમ કેમ વર્તે મહારાજા નિયમ આય પછી પાડે છે ગામડે ગામડે ફરે છે કથા વાર્તા કરે છે મહારાજનું ભજન કરે છે મનથી મહારાજના ચરણ દબાવે છે સેવા કરે છે જમાડે છે ભાવમાં એક અંશનો ફેર પડ્યો નથી ગળ્યું ચીકણું કઈ ખાતા નથી નિયમ આપી પાડે છે જેમ કહે એમ વર્તે અને જે કહે તે સત્યમાં ને આવી રીતે ફરે છે જેમ કહે તેમ વર્તે હવે અહીંયા કોઈને પ્રશ્ન થાય જેમ કહે એમ વર્તે એટલે આપણને એમ કે ખોટું કરવાનું બતાવે તો ખોટું કરવું આખો રાખવી પડે વિવેક રાખવો પડે ભાઈ खोट बतावे खोटू शीखवाड़े ने खोटाने पोसे युष्ट सत्पुरुष होटू बतावे नहीं सत्पुरुष राग द्वेश ईर्षा छाड़ प्रपंच मारु तारू कल कंका झगड़ा पोषे इ सत्पुरुष सत्पुरुष तो आ बढ़ मिटावे ઓલ્ટાનો પોતાની પાસે હોય ને એમાં કોઈ વિપરીત સ્વભાવ હોય તો એને ધોઈ ને ચોખ્ખો કરે ખોટું થતું હોય રોકે જેનાથી સત્સંગને પોષણ મળે એવી આજ્ઞા કરે શ્રીજી મહારાજે બ્રહ્મચાર્ય કાઢી મૂક્યા તો આજ્ઞા કેવી ત્યાગ વૈરાગને આપી લો ગળું ચીકણું ખાતો નહીં મેવા મીઠાઈ ખાતો નહીં પગર પહેરતો નહીં આજ્ઞા કેવી આપી ત્યાગને વૈરાગ પોષાય એવી ને અધ્યાત્મને પોષણ મળે એવી આજ્ઞા કરે એ છે હવે ફરે છે દિવસો ના દિવસો વૈયા ગયા છે ભાઈ મહારાજ પાસે અવાતું નથી એમાં ફરતા ફરતા ડભાણ ગયા છે ડભાણના હરિભક્તો કે અરે શાખની એવી સરસ મજાની કેસર કેરી પાકી છે પણ જો કોઈ મહારાજ પાસે ગરડા લઈ જાય તો મહારાજને થાળમાં જમાડી ત્યાં બ્રહ્મચારી આવે બ્રહ્મચારી કે હું લઈ જાઉં આની મણ બે મણ કેરીનો ટોપલો જેને કાઢી મૂક્યો માથે ઉપાડી ઉગાડે પગે બળપળતો તાપ ઉનાળાનો હાલીને ગઢડા આવ્યા આજ એમ છે કે ભલે કેરીને બાને પણ આજ મારે મારો પ્રિયતમ એને એનું દર્શન થશે જેને પળ રેવાતું ન હોય એને કેવું થાતું શક્યો આજ મને મારા પ્રભુના દર્શન થશે આ કેરીને બાને પણ મને મહારાજના દર્શન થશે મહારાજ દાદાના દરબારમાં બેઠા છે બ્રહ્મચારી આમથી આવ્યા મહારાજ જોઈ ગયા તો મહારાજ જેઠું જોઈ ગયા ઓહો જેને જેટલો પ્રેમ કર્યો છે અને નજરે આપતો નથી બ્રહ્મચારી મહારાજ પાસે ટોપલો મૂક્યો દબાણથી ભક્તો કેરી આપી છે મહારાજ તમને બધાને જે સામેદાર કીધા છે મહારાજ સામુય જોયું ઉલટાનું મોડું કોચવાઈ ગયું ને એવું થઈ બ્રહ્મચારી મારાને પગે લાગી પગે આમ ચરણ સ્પર્શ કરવા ગયા ને તો મહારાજે ચરણ પાછો ખેંચી લીધો પગે લાગીને બ્રહ્મચારી નીકળી ગયા ગામમાં ખીમજી સુતાર હતો ને એને ઘરે જઈને બ્રહ્મચારી વિશ્રામ લીધો એટલે ખીમજી સુતારે કીધું અરે બ્રહ્મચારી મહારાજ તમે તો મહારાજ હોય ત્યાં હો અને તમે કેટલાય દિવસથી નથી આજે ફરતા ફરતા અહીંયા આવી ચડ્યા ત્યાં શું છે બ્રહ્મચારી આંખમાં આંસુ આવી ગયા કે ભગત હું અભાગ્યો મારાથી ભૂલ થઈ ગઈ મહારાજને મારા ઉપર કોચવાવું પડ્યું મને વધુ દખવું પડ્યું મારી સેવામાં ચૂક પડી મારો વાંક છે મારે આવું ન કરવું જોઈએ મારે સેવામાં સુકામ બીજાને સોંપી દેવું જોઈએ આવી મોજડીનો પ્રસંગ થયો એ મારો જ વાંક છે મહારાજને દુઃખ થયું મને આવી રીતે ઠપકો દેવો પડ્યો આપણે હોય શું કહીએ કાંઈ નહોતું હવે એક જોડું ચોપડવા અને દીધું એમાં મને ગગલાઈને કાઢી મૂક્યો વાતમાં કાંઈ હા નથી આ બળબળતા તાપમાં ઉપાડીને કેરી ટોપલો ભાગ ના આપવો જોઈએ અને એ કેવી મોજડી ચોપડે સરખી નો ચોપડે મને ચોપડવાની ગમ પડતી હોય એટલે મારે ચોપડવું જોઈએ વધારે તેલ બોળી દે એટલે મહારાજના ચરણમાં ડાઘા પડી જાય મને કઈ અક્કલ ના આવીને મારી ભૂલ થઈ મહારાજ કોચવાવું પડ્યું અને હું પગે લાગવા ગયો એમને ગમ્યું નહી હેઠું જોઈ ગયા મને એમ થયું કે ગમ્યું નહી હું પરાયણ આવ્યો ને સારું એટલે હું અહીંયા વિરામ લઈ પછી નીકળી જઈશ ત્યાં ખીમજી સુરના ડોસી માં એનો મગજ છટક્યો અરર આવા મહારાજ સેવક એટલી વાતમાં આ ભોળા બ્રહ્મચારી કાઢી મૂકે હાથમાં લીધી લાકડી બ્રહ્મચારી કે હાલો મારી વાહે હું હમણાં મહારાજ ને ગગલાઉ અને ભાઈરાવ બોલકણા હોય બહુ દાદાના દરબારમાં જ મહારાજ બેઠા છે ડોસીમાં લાકડી પસાર કે એ મહારાજ હવે ખીમજીભાઈ ભગત સુતારા સારા હરિભગત માજી પણ એવા સારા હરિભગત ભગત સારા હોય તો વઢવાનો અધિકાર છે ભાઈ મહારાજ ને કે તમે આવા નિષ્ઠુર થઈ ગયા આ બિચારો બ્રહ્મચારી તમારી સેવા કરીને લાકડા જેવો થઈ ગયો એ કોઈ મોજડી ચોપડા કાઢી મૂક્યો અને કોઈ પ્રેમ છે હજી બિચારો પશ્ચાતાપ કરે છે રડે છે આને ડબ્બાણ ઉપાડીને તમારા હાટું કેરી લઈ આવ્યો હા જોતા નથી એનું હું વળી એટલું બધું વાંક છે ને તમારું શું ભૂંડું કર્યું છે સેવામાં રાખતા નથી કાલ સવારે તમને કોણ ભજશે તમને કોણ દયાળુ કે છે સહજ દયાળુ સહજ દયાળુ ગૌડાવા જ છે મહારાજ કે અમે ક્યાં ના પાડીએ છીએ સેવામાં રિયે તો એ વયો ગયો મૂકીને એમાં હું શું કરું લ્યો વળિયામાં એ બાજુ લાડ્યો એ મૂકીને વિયોગ્યો મેં ક્યાં કીધું તું જ કેરી મૂકીને વિયોગ્યો બેઠો તું ક્યાં ના પાડતો હતો બ્રહ્મચારી ને કીધું રિયે તો ભલે રિય બ્રહ્મચારી ને કેટલો આનંદ આવ્યો છે સીધા જાય સોળે થઈ એ કેરીનો ટોપલો લઈ ગયા સરસ મજાની ઠંડી કરી એમાંથી રસ કાઢી મહારાજને રસને કૂણી રોટલીને પૂરીને બધું બનાવી થાળ કરીને તૈયાર કર્યો આજ કેટલા વખતે થાળ જમાડવાનો આવ્યો હરક બ્રહ્મચારી આવીને મહારાજને કહે મહારાજ હાલો ભોજન પ્રસાદ લેવા ગ્રહણ કરો ભોજન હવે મહારાજ ઊભા થયા પાટલે બેઠા બ્રહ્મચારી પીરશે પણ આ બાજુ બ્રહ્મચારી બેઠેલા અહીંથી બધું પીરશે સમજે વીંચડો નાખે ઉનાળાનું સમય ને મહારાજ આમ મોઢું રાખીને જમે આમ હવે બ્રહ્મચારી અને આમ અહીંથી હવે આમ પૂરી જવા દે આમ રોટલી જવાય દે રસ નો વાઈટકાય બ્રહ્મચારી પૂછે રસ દઉં બોલે દઉં મોઢું આમ રાખે બ્રહ્મચારી ના અહીંયા માં એટલું બધું હેત છે બ્રહ્મચારી એવો મેણું માર્યું ભાવ છે ને દિલ નો બ્રહ્મચારી કે હોય દડે ના કે અમને માણસ માં સ્વભાવ હોય છે ભગવાનમાં સ્વભાવ હોય તો ખરા કે સ્વભાવ ખડખડાટ થઈ મારા બ્રહ્મચારી ભેટી પડ્યા દે આંખમાં શ્રાવણ ભાદરવાની તેની ધારૂ થઈ ગઈ વાળજી બ્રહ્મચારી વાહ મારો મૂળજી બ્રહ્મચારી દેવની બુદ્ધિ ગુણ બુદ્ધિ અભાવ નથી આવતો અને પશ્ચાત આપનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા કે જેવા ઈશ્વરમાં ભગવાનમાં ગુણ વર્તે એવા મૂળજી બ્રહ્મચારી અદ્ભુત વચનામૃત છે મને લાગે છે કે મેં આગળ થોડો વધારે ટાઈમ લઈ લીધો આમાં વધારે લેવાની જરૂર હતી પણ એ મારી ભૂલ છે આટલો પશ્ચાત્ એ ભાઈ મારાને તમારામાં સત્પુરુષના ગુણ નથી આવતા ને એનું આ કારણ છેલ્લે પડ્યું છે જુઓ આપણને જોગી સ્વામીમાં દિવ્ય બુદ્ધિ છે કે નહીં હા ના કેજો છે કે નહીં ગુણબુદ્ધિ છે કે નહીં આપણે સમર્થન માનીએ છીએ નિર્દોષ માનીએ છીએ ભગવાનમાં ઓગળી પુરુષ માનીએ છીએ આપણા ફેર કેમ નથી પડતો દેવની બુદ્ધિ છે ગુણ બુદ્ધિ પણ છે અભાવ નથી આવતો ખૂટે છે શું પશ્ચા નિર્દોષ અને મારા સંસાર મારામાં સંસારના દોષ હજી ભર્યા છે આવા સમર્થ હતા છતાં એ કેવી રીતે જીવ્યા અને હું આવી રીતે જીવું છું એને સંસારનો સ્વાદ ઉડાડી દીધો મને સંસાર છૂટતો નથી એ ભગવાનના ભજનમાં અખંડ ઓગળી ગયા અને મને પાંચ માળા કરતાય હાલ આવે છે ભગવાન સિવાય બીજો કોઈ સ્વાદ નહીં મને કેટલાય સ્વાદ સંસારના છૂટતા નથી આવો પશ્ચાતાપ નથી થતો આપણે ગુરુદેવ શાસ્ત્રજી મહારાજમાં દિવ્ય બુદ્ધિ છે ગુણ બુદ્ધિ પણ છે ગુણ ઘણા ગાય છે ખૂટે છે શું પશ્ચાતાપ ખૂટે છે આપણને પશ્ચાતાપ નથી થતો કે એ કેવા હતા અને આપણે કેવા તળીય ગયા આપણે આવા पश्चाताप क्य थे खरे गुण दी बराबर शास्त्र प्रमाण है सत्संग प्रमाण है गुरुचि प्रमाण है गमतम है तो अवगुण क्या थी आप पश्चाताप क्या थी भूलिया छे गुरु न कहवा आदर्श मे भूल छे एम जय अवगुण आए देखाय तेरे पश्चाताप थे ભૂલે જ નથી ઓળખાતી હજી ફરીથી તમને હું કહું છું કે ગયા આગલા રવિવારે ચોથી ફેબ્રુઆરીએ આપણે જે શાસ્ત્રીજી મહારાજના જીવન દર્શન ઉપર ઉપાસના શુદ્ધિ નામે જે પ્રવચન આપ્યું છે એની વિસીડી મળે છે સસ્તામાં મળે છે એક વાર તો દરેકે દરેકે સાંભળવી જોઈએ કે સાચા સત્પુરુષની રીતિ નીતિ શું હોય છે ત્યારે ખબર પડે કે આપણે ભૂલ્યા છીએ અને ભૂલ ઓળખાય તો પશ્ચાતાપ થાય અને પશ્ચાતાપનો ઉમેરો થતા જ ગુણનો તડડાટો બોલે પણ પશ્ચાતાપ થતો જ નથી આપણે ક્યાં ખોટું કર્યું છે આપણે બરાબર જ છે તો કામ થાય આપડે બરાબર દેખાય છે આસુર અને પોપલાવે હવે આમાં સુધારાની વાત જ ક્યાં રે મારે તમારે બધા એ પશ્ચાતા થવો જોઈએ કે સત્સંગની શું મર્યાદા છે મોટા પુરુષના સિદ્ધાંતો શું છે ત્યારે પોતાનો અભાવ આવે ત્યારે પશ્ચાતાપ થાય ત્યારે દેવની બુદ્ધિ ગુરુની બુદ્ધિ પશ્ચાતાપ ઉમેરાય ત્યારે તમે જુઓ જુનાગઢમાં તે દિવસનો ઓલો નાગર રોજ જમવામાં એના બૈરા સાથે ઝઘડો થાય ગમે તેટલું ઉત્તમ બનાવ્યું હોય ને તોય ઝગડે માણસ મીઠું બરાબર નથી મરચું બરાબર નથી ગરમ બરાબર નથી ટાઢું બરાબર નથી રોટલી ગોળ નથી ને આ નથી તે નથી એવો ઝઘડો ઝઘડો ઝઘડો નાગર આંબે બહુ સ્વાદિયા હોય એમાં એક એને જુનાગઢ મંદિર આવતા હરિભગત હશે ખબર નહીં એ ત્યાં દર્શને આવે અને એમાં કોઈ કીધું સ્વામી ક્યાં મારે દર્શને જવું છે તો કે સ્વામી આજે બારસનું પારણું છે ને સવારનું એટલે ભંડારે જરા પારણું કરવા ગયા છે એને એમ કી હો આવા મોટા મંદિરના મહંત ઈ સવારમાં પારણું કરતા હશે તો હું હે જેવા ત્યાં ભંડારામાં જઈને સ્વામી બેઠા હતા ને સ્વામી ની પણ બેસવાની સ્ટાઇલ આવી જ હતી શ્રીજી મહારાજ જેમ જ આમ જ બેસતા ને આમ જ જમતા ગુણાતીતાન સામે દરેક ફોટો જોયું આમ જ બેઠા હોય અને ગોપાળાનંદ સ્વામી સ્ટાઇલ આવી છે એ શ્રીજી મહારાજ ને કે મહારાજ તમે રીહાઈ જાઓ તમારું નાકનું નાકનું ટીચકું ચડી જાય કે મારે આ બ્રહ્માંડ નથી ચલાવવું તો તમારા ચરણના સોગંદ ખાઈને કહું છું તમારે પ્રથા આ ગોપાળાન આખા બ્રહ્માંડ એકલો ચલાવશે જાઓ એની ખૂમારી જવો અને ગુણાતી બેઠાની પથ્થર આમે મૂકી છે એમાં સાધુ પેલો રોટલો આવ્યો પણ દસમનો રોટલો ખુરમો કહેવાય એને ફરીથી તમે શેકી નાખો ને એટલે રોટલો કડક થઈ જાય અને મીઠો થઈ જાય અને ખવાઈ એવો થઈ જાય કેવો ને મીઠો શું થતો હશે એવો રોટલો લાકડા લાકડા વુડન બ્રાન્ડન બ્રાન્ડ રોટલો પથ્થરમાં નાખી નાગર કે છાસ કે દૂધ હશે પણ ત્યાંથી ખાટી સુગંધ એમાં સ્વામી થોડું મીઠું નાખ્યું રોટલા પલાળ્યો અવસ્થા થઈ ગઈ છે રોટલો પલળ્યો એટલે ચોડ્યો એને ભેળું કરીને સ્વામી પીધું અને પારણું કર્યું ઓયલા નાગર ને થઈ ગયું હાય હાય હાય સાધુ આવા મંદિરનો સોનાના કળશ મંદિરનો મહંત ત્રણ દિનો ટાઢો રોટલો ખાટી મીઠું ખાય મારા ક્યાં પૂરોના પાપ પ્રગટ્યા કે મેવા મીઠાઈ હોય છે તો ઝગડા કર્યા વગર એક કાઢતો નથી હાય હાય હાય મારો મનખ્યો હરામ છે આવા સાધુઓ આમ જીવે છે તો હું તો બહુ પાપી છું જો પશ્ચાતાપ આવ્યો ખાલી ગુણ આવ્યો તો ન થાત હું દુષ્ટ છું હું અધમ છું પાપી નાગર સ્વાદ માત્ર ઉડી ગયો ચોખ્ખો થઈ ગયો એ બપોરે ઘરે ગયો ને એના ઘરના ધ્રુવજ એવો હમણાં ધમપછાડા કરશે જે આવ્યું પ્રેમથી જમી લીધું પેલો દી બીજો પછી બોલતા નથી તો હવે બોલે આમાં ખોટ છે નથી બોલતો એમ નહી પણ હવે મને રસ નીરસ બધું સરખું થઈ ગયું છે તું પથરો મૂકી દે તો તારા હા હું ખાઈ જઈશ આવો નાગર થઈ ગયો પશ્ચાતા બહુ મોટું રસાયણ એટલે આપણે પૂર્વે જે ભક્તો થઈ ગયા હોય ને હાલમાં એવા જે ભક્તો હોય જેના જીવન ઉચ્ચ કોટીના હોય એના જીવન નજર સામે રાખીને એને પોતાની સાથે સરખાવે પોતાની કચાશને જુએ અને એના જીવનમાંથી લઈ લઈને પોતાની જાતને કોષે પોતાના અવગુણ લે અને પરિતાપ કરે અરે એ દાદા ખાચર આખી જિંદગીમાં બધું સમર્પણ કરી દીધું અને મારાથી મારા જીવનમાંથી થોડું કંઈ ભગવાનને માટે સમર્પણ નથી થતું અરે એ શિવલાલ ભાઈ શેઠ નવલખોટ શેઠ અને છતાંય અખંડ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખી અને માળા નથી કરી શકતો હાય હાય મારો આવો કેવો છે ઈ આ તમે કેટલાય હરિભક્તો ગ્રહસ્થાશ્રમમાં છે છતાંય પણ બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજે છે આ ડિવાઈન મિશન ના નારણમામાં પરણેલા હતા છતાં આ જીવન કટિમેખલા બ્રહ્મચર્ય પાળ્યું સ્ત્રીની સામે જોયું નહીં આવી રીતે બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજ્યા અને હું સાધુ થયો તો એ મને હજી સ્ત્રીની વાસના મટતી નથી હાય હાય હું કેટલો અધમ છું હું કેટલો પાપી છું એ બ્રહ્માનંદ સામે રજવાડાઓ સન્માન કરે લખલૂટ સન્માન લખલૂટ સંપત્તિનો અધિકારી માણસ પ્રજ્ઞાવાન પ્રતિભાવાન પુરુષ બધું ફેંકીને કોથળા પહેરી કાચા લોટના ગોળા ખાઈને જેણે સત્સંગમાં વિચરણ કરીને ભગવાન ભજ્યા અને મને સુવાળી સેજમાંય ભજન કરવાનું કંઈ સૂજતું નથી આમાં કહ્યું ને ભગવાનની વાતમાં તો કઈ સમજતો જ નથી એ ગોપાલ સ્વામી ગુણાતીતાન સ્વામી ના જોગી સ્વામી જેવા પુરુષો ઐશ્વર્યથી અભરે ભરાયેલા છે છતાં કોઈદી અને કીર્તિ માટે જંખના કરી નહીં પૂજાની ઝંખના કરી નહીં અને મારા એવા ક્યા પૂર્વના પાપ છે મને મનાવા પૂજાવાના કોડ ટળતા નથી હું અહમ છું હું દુષ્ટ છું આમ પરિતાપ કરે ડગલે ને પગલે ત્યારે સત્પુરુષના ગુણ આવે પરિતાપ નથી એટલે ઢાંકણું ખુલતું નથી પરિતાપ બહુ મોટી વાત ખેતરમાં કઈ વાવવું હોય ને ભાઈ તો એમાં બોવડીના જાળા દ્રોના જાળા ને બધું ખોદીને કાઢવું પડે કેજો સાચું ખોટું રોપો એમાં એક કણહલું ધાન્યનું પાંગરે નહીં ખેતર ચાફ કરવું પડે એમ પરિતાપ અગ્નિ છે એ આપણા હૈયા માં પડેલા જે બધા બોરીના જાડા ઠૂઠા છે ને બુડ ઠૂઠા દોષોના જાડા પડી ગયા છે ને એને બાળીને ખેતરને આપણા જીવના હૃદયરૂપી ખેતરને ચોખ્ખું પરિતાપ કરે પશ્ચાતાપ તાપજ કરી શકે બીજો કોઈ અગ્નિ ત્યાં કામ આપતો નથી એ અગ્નિ જીવને હૃદયને ચોખ્ખો કરે અને ચોખ્ખું ખેતર થાય પછી જ એકદમ ગુણ રેડીએ છીએ ને સત્પુરુષના એ તરત ઉગે નહીતર આપણે રેડીએ છીએ પણ ખેતરમાં જાળા જાયમાં છે ને હૃદયમાં એટલે આપણે ઝાડામાં એ બધા ગુણ છે ને બીજરૂપી એ બધા અટવાઈ જાય છે પાંગરી નથી શકતા પરિતાપ થાય ત્યારે હૃદયમાંથી આ બધા દોષ બળીને ખેતર હૃદયનું ચોખ્ખું થઈ જાય એક સરસ મજાની વાત યાદ આવી છે તો એક માણસ બહુ સારી રીતે ભક્તિ કરતો હતો એવો ભક્ત ભગવાન સિવાય પોતાને બીજો કોઈ રસ આવે આવો રોજ નિયમ ચાર વાગે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવું અને નિરાતે ભગવાનની પૂજા સેવા સ્નાન આ તે બધું ઠાકોરજીની એવી પૂજા કરે એવી પૂજા કરે તમે જોઈ રહ્યો અને નિયમ ચાર વાગે બ્રાહ્મણ મુહૂર્ત જીવન છે થાક્યા પાક્યા હોય તેમાં આગુ પાછું થતું તો હશે ને પણ એનો નિયમ ચાર વાગે ઉઠવું એનું રૂમ બંધ છે પોતે ઢોલિયામાં સૂતો છે ખૂબ રખડ કે બહુ મહેનત કામ કરીને આવ્યો છે ઊંઘ જલ્દી ઉઠે એવી કોઈ શક્યતા નથી પણ નિયમ શું છે ચાર વાગે ઉઠી ઠાકોરજીની પૂજામાં બેસવું નિયમ છે સૂતો છે ઊઠી શકાય એવું આજે શરીર રહ્યું નથી થાક લીધે પણ જેવા ઘડિયાળમાં ચાર વાગ્યા ને ભાઈ ધ્યાનથી સાંભળો છો ને જેવા ચાર વાગ્યા ને ઘડિયાળમાં ત્યાં એનો કોઈ કે પગ જાલીને હલાવ્યો રૂમને સ્ટોપર મારી છે રૂમમાં એકલો છે બારણા બંધ છે કીડી મકોડીએ રૂમમાં ઘૂસી શકે નથી એવા એર ટાઈટ રૂમમાં બેઠો છે ચાર વાગે એનો કોઈ પગ હલાયો જાગો સ્નાન કરો ભગવાનની પૂજામાં બેસો સુઈ રહેશો જાગો જાગો મોડું થાય છે અરે જાગો એકદમ જાગ્યો આટલો બધો પેક રૂમ અને સામે જગાડનારો માણસ અને શ્યામ આકૃતિ આ જોઈ રહ્યો એક તો તમે છો કોણ અહીંયા આવ્યા ક્યાંથી તમે શ્યામ કેમ છો અને મને જગાડો છો શું કામ પહેલો કે ભાઈ એમાં તારે પડવાની શું જરૂર છે હું તને જગાડવા આવ્યો છું તારે ભક્તિનો નિયમ છે ને ચાર વાગ્યા પૂજામાં બેસી જાવ ભગવાનની પ્રેમથી પૂજા કરો તું પ્રેમથી પૂજા કરે છે એ મને ખબર છે એટલે હું તને જગાડવા આવ્યો છું તું પ્રેમથી પૂજા કરે છે ઠાકોરજીની અને એમાં ચાર વાગ્યાથી સે જે આગું પાછું થાય એ તને જરાય પસંદ નથી પડતું એટલે તને જગાડું છું પણ તમે આવા દયાળુ છો કોણ તો કે કાન ખોલી સાંભળી લે હું તારું પાપ છું પાપ હા અરે ભલા માણા પાપ તો ઊંઘાડે એટલે હું શ્યામ આકૃતિ છું અને તારા જીવનમાં પાપ છે તારા હૃદયમાં પાપ પડ્યું છે એ અત્યારે મૂર્તિમાં ને અત્યારે હું તને જગાડું છું અરે પણ પાપ જગાડે નહી ભગવાનનો ભક્તિ કરવાના માર્ગમાં જોડે નહીં પૂજા કરે છે એ વાત સાચી છે પણ જે દિવસે થાક ને લીધે તું ચાર વાગ્યા નથી ઉઠી શકતો મોડું થઈ જાય છે અને પછી તું નાઈ પૂજામાં બેસે છે ત્યારે તું એટલો રડે છે એટલો દુખી થાય છે ઠાકોરજીને આગળ આંસુ પાડી પાડે ને તું છાતી પીટીને કે છે કે હે મારા ઠાકોર તારી સેવા પાજામ પૂજા માટે હું એટલો બધો અધમ છું કે મનુષ્ય દેહ ભજન કરવાને બદલે ઊંઘી રહું છું તને એટલી વેદના થાય છે તું ઠાકોરજીની પાસે એટલો રડે છે એટલો પરિતાપ કરે છે એ તારો પરિતાપ મને અંદર બાળે છે હું તારું પાપ અંદર રહી શકતું નથી એટલે તું ટાઈમ ઉઠે ટાઈમ પૂજામાં બેસે મારા જેવો કોઈ ભગત નહીં અને તને પરિતાપ નથી થતો એટલે હું તારું પાપ તારી અનુતાપ કરશ્ચાતાપ ન થાય એટલા માટે મેં તને જગાડ્યો છે હો હો જોયું પશ્ચાતાપની કિંમત જો મોડો ઉઠે ને તું દૃષ્ય ને વેદના સાથે ઠાકોરજી રડે ત્યારે અમે તારા પાપ બળીને રાખ થયા થવા માંડીએ છીએ એટલે અમારી સલામતી માટે અમે તને ઉઠાવ્યો છે પરિતાપ પાપ બાળી નાખે દિલ બાળી નાખે દિલ ની અંદર ચોખ્ખો જે કચરો છે હજી એક પ્રસંગ કહું હજી પશ્ચાતાપ ની શું મૂલ્ય છે જગન્નાથપુરીમાં એક ભક્ત થયા રોજ મંગળા આરતી નો નિયમ એમાં મોડું થાય જેણે જીવ નીકળી જાય અને એનો અચૂક નિયમ જિંદગીમાં કોઈ દિવસ એ માણસ મંગળા આરતી ચૂકે નહીં એમાં એક દિવસ એવો સંજોગ થયો કે મંગળા આરતીમાં માણસ પહોંચી ન શક્યો આરતી પૂરી થઈ ગઈ આવ્યો અને એણે જોયું જગન્નાથજીની આગળ એ માણસ ફર્શ ઉપર માથું પછાડી પછાડીને જગન્નાથની આગળ રડે એટલું આક્રંદ કરે સવારનું શું કાર વાતાવરણ એનું આક્રંદ એનું રુદન હયા છાતી સહન ન કરી શક્યા ઠાકોરજીની વાત પછી એ બધા પૂજારીઓ હતા તમને ઓળખીએ છીએ વર્ષોથી તમે મંગળાના દર્શન કરવા આવો છો આજે સેજ મોડું થઈ ગયું મંગળાની આરતી ચૂકી ગયા એની આ તમને વેદના છે એ પણ અમે જાણીએ છીએ પણ જે થવાનું હતું એ થયું હવે ધીરજ રાખો અરે પણ હું કેટલો અધમ મારા જીવનમાં એવું કયું પાપ હશે કે હું ઠાકોરજીને દર્શન સવારમાં ચૂકી ગયો હાય મારો મન હરામ થઈ ગયો બોલો પૂજારી બહુ સમજદાર હતા જો વાત સમજજો પૂજારી કીધું ભાઈ તને બહુ દુઃખ થાય છે ને તો કે હા થોડીક મારી વાત માની બોલો હું વીસ વર્ષથી અખંડ જગન્નાથજી સેવા કરું છું અખંડ પાંચે આરતી ઉતારું છું અને અખંડ થાળ ને અખંડ પૂજા આરતી સેવામાં વીસ વર્ષથી છું મારી વાત માન આજે તું જે ઠાકોરજીની મંગળા આરતી ચૂકી ગયો અને જે તને હૈયામાં વેદના પરિતાપને આક્રંદ થાય છે ને એ આક્રંદનું ફળ તું મને આપી દે હું તને એના બદલામાં મારી વીસ વર્ષની સેવા પૂજા અખંડ જે મત કરી છે એનું તને હું ફળ આપી દઉં છું બસ પણ તું શાંતિ રાય અને પેલા એક સંકલ્પ કરીને એને કહ્યું કે હું તમને મારું વેદના આજની આરતી ચૂકી ગયો છું તમને આપી દઉં છું રાજીનાથજી ભગવાન પ્રગટ થયા પેલાના ગાલ ઉપર જોરદાર થી તમાચો માર્યો સ્વપ્નમાં કે મૂર્ખા આવો ખોઈ ધંધો તે કેમ કર્યો એક બાજુ એક ઘડીની તારી વિરહ ભરેલી વેદના પરિતાપ એની સામે વીસ વર્ષ અખંડ સેવા પૂજા કોઈ વિષાદમાં નથી આટલું પરિતાપમાં ફળ છે અને ઊંઘ ઉડી ગયો ઓ હા તો ખોટનો ધંધો થઈ ગયો હવે સમજાય ને કે જીવનમાં પરિતાપ એ કેટલો મહત્વનો છે એટલે ભાગવતના સસ્તમ સ્કંદમાં અજામિલના આખ્યાનમાં એમ કહ્યું છે કે પાપ થઈ જાય ને એના પ્રાયશ્ચિત માટે જાત જાતના વ્રત કરો ગમે એટલા કરો પણ ઉત્તમમાં ઉત્તમ પ્રાયશ્ચિત એ જ છે કયું પછતાવો પરિતાપ થાય એના જેવું કોઈ પ્રાયશ્ચિત ચાંદાણ કરી નાખો તો એના જેવું પાપ નહીં બળે જેવું પશ્ચાતાપ થાય કારણ કે પશ્ચાતાપ થાય છે ત્યારે માણસને જે તે દોષ પ્રત્યે અત્યંત જીવમાંથી અભાવ થઈ જાય છે અને અભાવ થઈ જાય છે ત્યારે એને વૈરાગ્ય થઈ જાય છે એટલે અહીંયા શ્રીજી મહારાજે શબ્દ પ્રયોગ અનુતાપ કરતા કરતા થાય છે પણ એ પશ્ચાતાપ અખંડ હોવો જોઈએ કેવો અંગેથી સગડી સળગતો એવો સવારે પશ્ચાતાપ થયો બપોરે ઠરી જાય એને પશ્ચાતાપ ના કહેવાય એવો એટલે કહ્યું એમને એમ અનુતાપ કર ત્યારે એનો જીવ ચોખો થાય એમાં વૈરાગ્ય પાંગરે અને એવી ભૂમિકામાં પછી છે એટલે જ કવિ કલાપી લખ્યું છે અને મધુરમાં મધુર પંક્તિઓ છે ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે દેવની બુદ્ધિ વધતા હવે જેમાં ન આવે કોનામાં એક છેલ્લી જ વાત અને જેનામાં ન આવે તો કેને ન આવે તો જે એમ સમજતો હોય કે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી ખાતા પીતા પણ આવડતું નથી ઓવડતા પહેરતા આવડતું નથી પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના જે અવગુણ પરઠે છે એવો જે કુમતી પુરુષ એને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવતા નથી ખાતા પીતા પણ આવડતું નથી પહેરતા ઓળતા પણ આવડતું નથી એનો અર્થ એવો નથી અહીંયા કહેવાનો તમે સોફેસિક રીતે સરસ રીતે જમો એવી રીતે જમતા નથી આવડતું ભોગવતા કેમ નથી શું કામ હારે કાથિય કરીને દુખી થાય છે એમ હવે ગુણા પિતા નથી દોઢસો રૂપિયાની કોથળી ફેંકી દીધી તો એમાં કેટલાય સાધુ હતા એની સ્વામી વાતોમાં આવે છે એ પોતે ખાતો નથી પણ બીજાને ખાવા નથી દેતું નાને કડું ફે દીધું આપણે વિચાર જ થાય ને કે નો જોતો નાખી શું કામ દેવું જોઈએ પણ નો જોતો હોય બીજા નાખી દેવાય પણ નાખી શું કામ દેવું જોઈએ થોડું સમજવું તો જોઈને આની શું કિંમત છે અને ઓલો વિચારો શિવલાલ રસોઈ લઈ આવ્યો તો દોઢસો રૂપિયા પૈસા વગર મંદિર હાલવાનું છે થાળમાં લઈ આવ્યો છે એમાં હું શિવલાલે ખોટું કરી નાખ્યું એવાય સાધુ જુનાગઢમાં ગુણાતીતાનંદ સામે વ્યક્તિ હતા કે ગુણાતીતાનંદ ખાવાય દેતો નથી ને ખાતોય નથી ને ખાવાય દેતો નથી એટલે અમુક સાધુ માનતા માનેલી કે આ ગુણાતીતાનંદ મરે ને તો રાધારમણ દેવ ને થાળ કરું હવે એને સત્પુરુષ ગુણ આવે એને અભાવ જ છે ધર્મ અધ્યાત્મ ત્યાગ વૈરાગ્ય અસલ ભગવતાની જે પોષણ કરે એવી જ ક્રિયા સત્પુરુષની હોય અને એ ક્રિયા એને દોષ દેખાય ભોગ બુદ્ધિ આવે છે ગોપાળાના સમય વડોદરા પધારેલા એમાં એ કરી ભક્ત પ્રેમી જ હશે સરસ મજાનો એવું કિંમતી ધોત્યુ લઈ આવ્યા અને એ ધોત્યુ સાધુ પાસે રંગાવી તૈયાર કરી અને સ્વામી સભામાં થાંભલે બેઠા છે ગાદી તકીએ ત્યાં આવીને બેઠો પ્રેમથી સ્વામીને ધોત્યુ આપ્યું લ્યો સ્વામી આ તમારા માટે લે આવ્યો છો તૈયાર કરાવીને લાવ્યો છું અને તમે પહેરો સ્વામી કે પણ ભલા માણસ આવું આવું સારું અમારે પહેરવાય નહીં અમને શોભે નહીં આ તમે લઈ જવા એથી જરૂર નહીં આવું અમારે પહેરાય જ નહીં અમારો ધર્મ જ નથી આ નહીં નહીં નહીં સામી મારી ભાવના છે ને હક્તોના ભાવ પૂરા કરો આજે બહુ એવું કહેવાય આપણે તો કઈ ન હોય ભક્તોના ભાવ પૂરા કરવા પડે ને મારો ભાવ છે મારો ભાવ પૂરો કરો સ્વામી કે નહીં ન પહેરાય ને અમારે આવું ના નહીં નહીં મા બાપ હસ તમે પહેરો સ્વામી કે ક્યાં સુધી પહેરો ફાટી જાય ને ત્યાં સુધી પહેરો હવે એમ એ નહીં કે ભાઈ થોડા દિં પહેરો પછી કાઢડા જેમાં મારો ભાવ પૂરો થઈ ગયો નહીં બહુ કિંમતી છે સ્વામી બહુ હું ભાવથી લાવ્યો છું અને સાધુ પાસે મેં બહુ જતનથી તૈયાર કરાવ્યું છે અને આવું ધોત્યું જલ્દી મળે નહીં તમે છે ને આ ફાટી જાય ત્યાં સુધી પહેરજો સ્વામી કે હાર ઊભો રહે સામી ગયા સાધુ આશ્રમમાં જઈ અને ધોતું પહેર્યું પેલું ધોત્યું ગાડી આ ધોતું પહેરી પણ એવું પહેર્યું ને ટાઇટ તડા તડ ઇસ્ત્રી ટાઇટ કર્યું હોય ને એવું તડમ તડા પહેર્યું સામે સાધુ હવે આપડે મૂળ ધોત્યુ લઈ આવો એ ધોત્યુ લઈ ને સામે પહેરી લીધું પણ એમાં કેટલાય બેઠા હોય નો આ જોવાની વાત છે એ કે લ્યો હવે એને નો પહેરવું હોય તો બીજા ને થઈ દે પણ ફાડી ના ખાતા છે આમ કઈ આવડે છે મોટા કેવાય છે પણ કોણ એને કી એને કોણ શીખવાડે કોણ સિંહ ને કેવાય તારું મોટું ગંધાય છે આમ હોય હવા આમ જે વાતે વાતે અવગુણ પરઠે છે અને સત્સંગની ત્યાગની વૈરાગની અધ્યાત્મની જે દિશા એને ગમ જ પડી નથી અને કેવળ ભોગ બુદ્ધિથી મોટા સત્પુરુષની વૈરાગ્યમય સત્સંગમય અધ્યાત્મય ભગવદ્મય જે પ્રવૃત્તિ છે એમાં જેને દોષ દેખાય છે એને પરિતાપ થતો નથી અને પરિતાપ નથી થતો એટલે ક્યારેય એમાં સત્પુરુષના ગુણ આવતા નથી અને સત્પુરુષના ગુણ આવતા નથી અર્થાત ભગવાનના ગુણ આવતા નથી અને ભગવાનના ગુણ આવતા નથી એટલા માટે એનો અર્થ એ જ કે ભગવાનના સ્વભાવ ધામમાં રહેવાય એવો નથી એટલે સત્પુરુષના ગુણ ન આવે ત્યાં સુધી ભગવાન પાસે રેવા મળતું નથી એની પાસે રેવું હોય તો આવી સાધુતાના ગુણ ગ્રહસ્થ હોય કે ભગવાન લૂબડાવાળો એને મેળવવા પડે ત્યારે ભગવાનની મૂર્તિનું સુખ લેવા એની પાસે રહી શકાય આવું દેવબુદ્ધિ ગુણબુદ્ધિને પરિતાપ સમજાવતું અદ્ભુત અમૃત જેવું વચના અમૃત છે એને આપણે જીવમાં ગાંઠવાળી મનન કરતા રહીએ અને પ્રાર્થના કરીએ શ્રીહરિને પશ્ચાતાપ કરતાં કરતાં આટલી જિંદગી તો વહી ગઈ છે હવે જે બચી છે એમાં કાંઈક સારી દિશા सुझाड़ो वाला थाईने देह मुक अमारी अरजी है अपनी अरजी भगवान श्री स्वीकार प्रार्थना सेरमू छू सहजानंद स्वामी महाराज